आज आप ग्रथम प्रकरण चौसठमू पांसठमू छठमू एम त्र वचनामृत एक साथ समझवा बढ़ा प्रश्नों अंदर आ जा थोड़ा वचनामृत त्रय बहु गहन है तात्विक् उपयोगी है शुरुआत में थोड़ झीण झीणू आ समझू तो है पची जीवन में उपयोगी बातों जाए थोड़ी धीरज राखज सौ प्रथम तो भाई दरेक संप्रदाय होना पाया में चार बाबत अवश्य होली बाबत आचार संहिता दरक संप्रदाय ने पोतपोता सदाचार की नियम हो पुरुषोए आम रहू गृह स्त्रीओ आम रहू गृहस्थ आम रहू त्यागी हो आटलू करव आटलू न करव એ વિધિ નિષેધ એ આચારસંહિતા છે બીજી બાબત છે સાધના પદ્ધતિ છે દરેક સંપ્રદાયને પોતપોતાની સાધના પદ્ધતિ છે પોતપોતાના ઈષ્ટદેવનું અર્ચન પૂજન વંદન કથા કીર્તન આરાધના જપ સ્મરણ વગેરે એ સૌ સૌને પોતપોતાની રીતે સૂચવાયેલું હોય છે ત્રીજી બાબત છે એ માનવતા છે દરેક સંપ્રદાયના મૂળમાં દિન દુખિયાઓની માનવતાને રૂએ સેવા કરવી એ સિદ્ધાંત હોય છે સ્થાપક જે પુરુષો હોય છે એમણે ખૂબ ગરીબોની દુખિયાઓની અન્ન વસ્ત્રથી દરેક રીતે સેવા કરી હોય છે અને ચોથી બાબત છે એ તત્વજ્ઞાન છે દરેક સંપ્રદાયને પોતપોતાનું તત્વજ્ઞાન હોય છે दरेक संप्रदायनु तत्वज्ञान है यने लीधे ज एक संप्रदाय बीजा संप्रदायी जुदो पड़ी जाए तेरे जम मे तत्वज्ञान शू है त्र बाबत पर केंद्रित हो परमात्मा आ जगत यनुत्विक रीते निरूपण करव तत्वज्ञान अपने त्या शंकर वल्भाचार्य राजाचार्य वगेरे घना आचार्य थे सौ सौ पोतपोता दृष्टि आ तत्वज्ञान निरूपण करू शंकर जी महाराज एम कहे छे। કે એકમેવાિતીય બ્રહ્મ નેહ નાનાસ્તીકિંચન સર્વિદ્રહ્મ નિષ્કલ નિષ્ક્રિય નિરંજન નિરીહ નિર્ગુણ નિરાકાર નિરીભેદશૂન્ય બ્રહ્મ બ્રહ્મસત્ય જગતમિથ્યા જીવો બ્રહ્મનાપરહ આથયો શંકરાચાર્યનો તત્વો સિતા कहवा ये शंकराचार्य जी महाराज एम कहे कि कह एक ब्रह्म तत्व जीजा कोई तत्व है नहीं ब्रह्म निर्गुण ने निराकार निर्गुण निराकार निर्गुण एट कल्याणकारी गुण तर्चा नहीं कि ब्रह्म मई गुण नहीं चर्चा नहीं बिलकुल गुण रहित्रिवा जगत द्रह्म सूत्र में प्रथम सूत्र कहवायु जन्माद्यश्यत ये ब्रह्म क्यू यू लक्षण जय व्या ब्रह्म सूत्र तो आ कहू के ब्रह्म एट કોને બ્રહ્મ કેવું તો કઈ જન્માદશ્યય જેમાંથી આ જગતની ઉત્પત્તિ સ્થિતિ વગેરે થાય છે અને પાછી જેમાં લીન થઈ જાય છે એ બ્રહ્મ છે હવે એમાં તો ઉત્પત્તિની વાત તો કરી જ છે જગતની પણ વાત કરી છે તો પછી આ દેખાય છે જગત શું છે તો શંકરાચાર્યજી કહે એ જગત દેખાય છે પણ હકીકતે નથી वास्तविक रीते नहीं तो आभास भ्रांति देखाय भ्रम छेखाए बाकी जगत है नहीं के भी रीते अपने दरिया कांठे फरवा गया त्या छीपला पड़ा हो दूर चांदी नो टुकड़ो पड़ो भ्रम थर त्या चांदी नहीं छीपलू पीपलाना अधिष्ठान चांदी देखाय आभास थे जी रीते दौर पड़ू हो सर्प्रांति आभास थकीकते सर्प नहीं दौरडू बस एवं रीते ब्रह्मिष्ठान आ जगत आभासी रीते देखाय बाकी ब्रह्म सिवाय बीजू कहीं બો લાંબી ચર્ચા છે અને આ બધી ચર્ચાઓ આપણે આગળ ઓગણ ચાલીસ ચાલીસ એકતાલીસ અને બેતાલીસ વચના મૃતોમાં લંબાણથી કરી છે જીજ્ઞાસુ એ પ્રવચનો સાંભળવા તો અહીંયા પ્રશ્ન થાય કે ભાઈ જગત એ આભાસી છે અને ભ્રમથી દેખાય છે અજ્ઞાન દેખાય છે બરાબર છે તો કોને દેખાય છે दौर साप रूपे दौर ने तो न देखाय दौर थोड़ा भ्रम थे साप छु कोई बीजा ने एम ने तो जगत ना भ्रम तो कह नहीं तो कोई जो तो है बीजे व्यक्ति के आ जगत ना आभास भले जो है आभास रीते जो तो कोई है दौर ऐसी अलग साप ने जो तो ये को देखा आभास अल्ले ब्रह्म ने देखाय कहवा नहींचार्य सिद्धांत में एम कहवा जीव ने आभास थे जीव ने आभास थे तो घा तो पी तत्व थे न एक ब्रह्म बीजो जीव शंकर्यम कहे कि एक तत्व ब्रह्म सिवाय बीजू कहीं है नहींद्धांत ने अद्वैतवाद कहमें અ એટલે નહી દ્વેત એટલે બે બે નહી પછી આ જીવ તત્વ તો થયું ને તો ના ના જીવ છે જ નહીં તમને હું સલાહ આપું છું આમાં અત્યારે આંખો ઈચ્છતા નહીં મારી સામે જોઈ રહીજો ન સમજાય તો નહીં તમને ભ્રમ થઈ જશું ક્યાંય સ્વામી બેઠો જ નથી એમ એટલે તમે મારી સામે જોઈજો તો જીવ છે એટલે બે થયા એક બ્રહ્મ ને જીવ તો કે ના ના જીવો બ્રહ્મ ના પર એ જીવ બ્રહ્મ જ છે બ્રહ્મ છે તો તમે એમ કેતા હતા કે હમણાં જીવ છે એને આ ભાસ થાય છે તો તો એમાં એવું છે મહાસાગરમાં એક ઘડો આપણે મૂકી દઈએ ઘડો ડૂબી જાય તો ઘડાની અંદર પણ સાગરનું પાણી છે ગળાની બહાર પણ પાણી છે પાણીમાં ભેદ છે નથી એમ બે બ્રહ્મ એક જ છે પણ મહાસાગર જ છે એક આવરણ શક્તિ બીજી વિક્ષેપ શક્તિ આવરણ શક્તિથી આપણને જીવ ભાવનો આભાસ થાય છે હું જીવ છું આપણા બ્રહ્મના જ્ઞાન ढांकी दीदू है एटे मूल स्वरूप नु ज्ञान भूली गए को मैं आवरण शक्ति थी एट जीव भाव अभासी रीते माँ विक्षेप शक्ति आ जगत नो आभास दायी बे शक्ति आपने जीव भाव आभास करे आवरण शक्ति विक्षेप शक्ति जगत ना आभास करे बाकी जीव के जगत है नहीं. अच्छा, अच्छा। तो पया आ ब करे थे? हाँ तो मैं तो है एक ब्रह्म तत्व बीजे मया तो नया नु तो नामज लेता नहीं माया जो कई है जी माया ने तो छे एमय न कहवा कहवा कहवा कहवा कहवा कहिर्वचनीय बोला चुप, चुप थी बीजे शुक्रे आंकराचार्य अद्वैतवाद आ तत्व ज्ञान है सरल रीते ते विचारो तो एक तत्व नु निपण नहीं था तू। બ્રહ્મ સિવાય બીજું તત્વ આવી જાય છે પણ એ બધી તત્વજ્ઞાન હમણાં અમે એક બોસ ની વ્યાખ્યા વાંચી તો કે બોસ કોને કહેવાય તો આપણે વેલા ઓફિસે જાય ને ત્યારે મોડો આવે ને આપણે મોડા જાય ને ત્યારે વેલો આવીને બેઠો એને બોસ કહેવાય એવા તત્વજ્ઞાન છે ને એ આવું છે હવે આ જે અદ્વૈત વાત શંકરાચાર્ય નો થયો તત્વજ્ઞાન નિરૂપણ એમણે કર્યું એની સાથે હું તમે સહમત અસહમત છે વાત છોડી દો પરંતુ જેટલા બીજા આચાર્યો છે વલ્લભાચાર્ય રામાનુજાચાર્ય નિમ્બારક મધવાચાર્ય વિષ્ણુસ્વામી આદિ જે કોઈ છે એ બધાને શંકરાચાર્યના આ તત્વજ્ઞાનની સાથે વાંધો છે એ વાંધામાં પેલો વાંધો એ છે કે તમે એમ કહો છો કે અદ્વૈતવાદ એક બ્રહ્મ સિવાય બીજું કાંઈ નથી એવું તમે નિરૂપણ કરવા જાઓ છો પણ એક સિવાય માયાનો આધાર તમે ઘણો લ્યો છો અને એનાથી તમે જીવને જગતની ખુલાસો કરવા જાઓ છો એટલે એક જ તત્વનું નિરૂપણ રહેતું નથી દ્વૈત થઈ જાય છે વચમાં માયા માયા તો આવે જ રાખે છે એ વાંધો છે બીજી વાત કે માયાવિન્નમ ચૈતન્યમ ઈશ્વર અવિદ્યા અંતઃ કરીવભાવ છે તો આચાર્યોને એ તકલીફ વાંધો છે કે જો એવું જ હોય કે બ્રહ્મને પણ માયા આવૃત કરી જતી હોય ઢાંકી દેતી હોય એના સ્વરૂપ બ્રહ્મ જ્ઞાન બ્રહ્મ ભાન ભૂલાવી દેતું હોય तो ब्रह्म करता तो माया प्रबल स्वरूप जीव थी गर्भवास में भटकता थी गोले ब्रह्म ने मैं जन्म मरण आती सरल बात समझाई ती एो जो आचार्य ने કે ભગવાન તો અનંત કલ્યાણકારી દયા કરુણા એવા અનેક કલ્યાણકારી ગુણોથી યુક્ત છે એને તમે નિર્ગુણ કઈ રીતે કહો છો અને ભગવાન સાદા સાકાર છે તો એને તમે નિરાકાર કેમ કહો એટલે ભગવાન નિર્ગુણ છે નિરાકાર છે એવી તમારી વાત અમને ગળે ઉતરતી નથી પછીનો જે વાંધો છે તે એ કે તમે અહમ બ્રહ્માષ્ટમીને મહાવાક્ય કહો છો એટલે હું જ બ્રહ્મ છું આના ઉપર એટલો ભાર દેવાય છે પરિણામે મોટા ભાગના લોકોને એવું થઈ જાય છે જયારે હું જ બ્રહ્મ છું તો હવે મારે કોનું ધ્યાન વજન કરવાનું રહ્યું હું જ બ્રહ્મ છું એટલે એને ભગવાનની ભક્તિ ઉપાસનામાંથી પડી જાય છે એને ભક્તિમાં રસ આવતો નથી કારણ કે હું જ બ્રહ્મ છું અને ઘણા એવું કે છે કે રામ અને શ્રી કૃષ્ણ એ તો અમારી લહરી છે તરંગો છે અમે તો એનાય પણ બાપ એવા બ્રહ્મ છીએ एकाग्र चित्त शुद्धि बाकी रस निर्गुण ब्रह्म निराकार रहे वो हम आ शंकराचार्य વલ્લભાચાર્યજી મહાપ્રભુજી શું કે છે એમના તત્વજ્ઞાનમાં વલ્લભાચાર્યજી એમ કહે છે કે શંકરાચાર્યજી માયાનો આધાર લઈને જીવ અને જગતનો ખુલાસો કરે છે અને એક બ્રહ્મનું પ્રતિપાદન કરે છે પણ માયાનો આધાર લે છે એ રીતે વારે વારે માયાની બ્રહ્મ સાથે ભેળછળ કરે છે એટલે એ રીતે એમનું નિરૂપેલું બ્રહ્મ અશુદ્ધ કહેવાય એ અશુદ્ધ બ્રહ્મ છે વારે ઘડીએ માયા આવે છે એટલે એ માન્ય નથી બ્રહ્મમાં માયા નથી તો એમનું શંકરાચાર્ય નિરૂપણેલું બ્રહ્મ એ અશુદ્ધ સાબિત થાય છે બ્રહ્મ સદૈવ શુદ્ધ જ છે એટલે એમણે શુદ્ધ બ્રહ્મનું સ્થાપન કર્યું એટલે એમનો વાદ કહેવાયો શુદ્ધાદ્વૈત શુદ્ધ શુદ્ધ બ્રહ્મ છે અને માયાનો તત્વ તરીકે સ્વીકાર જ ન કર્યો કે માયા જેવું કોઈ તત્વ જ નથી અને બ્રહ્મને માયાનો આધાર લેવાની જરૂર પણ નથી यह सर्व समर्थ है एक ब्रह्म है सर्व खदम ब्रह्म एक ब्रह्म सिल्भाचार्यू तत्व ज्ञान है तो पी आज जगत आत्मा परमात्मा खुलासो कई रीत ना है तो वल्भाचार्य एम कहे कि जय एक बहुश्याम प्रजा हूँ बहु रूपे थाउ सृष्टि रूपे थाव एवं जय भगवान संकल्प कर भगवान सच्चिदानंद सच्चिदानंद अंश मगवान सच्चिदानंदना सत अंश मगत सत थे सत् अंश थी जगत रूपे थी गया सच्चिदानंद भगवान सत अंश थी आ जगत रूपे थी गया અને ચિત્ત જીવ જીવરૂપે થઈ ગયા અને આનંદ અંશથી આ જગતમાં અને જીવોમાં સર્વમાં અંતર્યામી રૂપે થઈને બેસી ગયા આ રીતે ભગવાન જ પોતે સર્વસ્વ થઈને બેઠો છે એટલે સર્વમ ખલવિદમ બ્રહ્મ એક બ્રહ્મ શિવાય બીજું કશું નથી આમાં જો મોટો દોષ આવ્યો તત્વજ્ઞાનનો કે એ જે બ્રહ્મ છે એ જ જીવરૂપે થયું તો ભાઈ પેલો દોષ બધા આચાર્યો બીજાને એ લાગ્યો આ તો બ્રહ્મ પોતે જીવ થઈ જાય અને એ જ ગર્ભવાસ લાતના યમપુરી આધિ વ્યાધિ ઉપાધિ અનંત પીડાઓ ઓછી છે તમે સમજો એ દુખ એ પોતે જ ભોગવે અને આવું થઈ જાય તો તો બ્રહ્મને માથે જ જન્મ મરણ અને દુઃખ આવ્યું એ પોતે જ જો આ રીતે થઈ જતા હોય જીવ રૂપે તો પણ આ તત્વ દોષ વિદ્વાનો પૂરતો વિષ્ણુમાં ચર્ચાસ્પદ છેલ્ભાચાર્યના તત્વજ્ઞાનની કોઈ ખબર નથી અત્યાર સુધી તમે ક્યાં સાંભળ્યું હતું કોઈ ખબર નથી કારણ કે એમણે શ્રી કૃષ્ણ ભક્તિ અને શરણાગતિ આશ્રયનો એટલો મહિમા પ્રવર્તા છે ભજન ભાવનો एम बीजा लोग बढ़ा मस्त है एटी लाखों कल्याण थे रहने ए तत्व दोष कोई वच्चे बाधरूप आते नहीं खे आनुजाचार्य जो विशिष्टाद्वैत मत है ये सिद्धांत श्रीजी महाराज ने प्रिये આટલી બધી જે મેં વાત કરી અને હવે હું વિશિષ્ટાદ્વૈતની વાત લઈશ એટલા માટે એક તો આપણે શિક્ષાપત્રીમાં આવે છે વિશિષ્ટાદ્વૈત મત છે એ મને પ્રિય છે ને અમારો મત છે એક જગ્યાએ ગામડે હરિભગત બે પાંચ બેઠેલા ને એમાં એક બાપા વાંચતા હતા ભાઈ ગુજરાતીમાં વાંચે ને એટલે કે હવે વિશિષ્ટાદ્વૈત વાંચી શકી નહીં એટલે એ વાંચતા તો એ તમને કહું કે વિશુધાનંદ એ દૈત છે એ અમારો મત છે પાછા વ્યાખ્યા કરે કે વિશુદ્ધાનંદ નામના જે સાધુ હતા ને એ દૈત હતા રાક્ષસ હતા એ શ્રીજી મહારાજ નો મત છે એટલે આપણે એ સમજી રાખવું એટલે વિશિષ્ટા દ્વૈત માંથી થઈ જાય એટલે બીજી વાત કે હવે આજે ચોસઠમું વચનામૃત આપણે શ્રવણ કર્યું ને એની લિંક ત્યાં છે એટલા માટે આ સમજવું જરૂરી છે તો રામાનુજાચાર્યનો અને આપણા સંપ્રદાયનો શ્રીજી મહારાજનો પ્રિય મત છે વિશિષ્ટાદ્વૈત તો રામાનુજાચાર્ય શું કે છે કે જીવ માયા અને પરમાત્મા એ ત્રણેય સનાતન અનાદિત છે શંકરાચાર્યની રીતે કોઈ આભાસી જીવ પણ નથી આભાસી માયા પણ નથી તત્વ જ છે અનાદિ છે ભગવાન જેટલા અનાદિ છે એવા જીવ અને માયા પણ अनादि पेले थी वल्भाचार्य रीते ये सृष्टि समय के प्रकार ये ब्रह्मज ए रूपे जता हो ये उपर न थी जता एवं जीव भूत सनातन जीव जीव है मया माया, माया छे, आने परमात्मा त्रे अनादि भगवान पुरुषोत्तम है ये जीव अया स्वामी है अच्छा जीवन माया ये भगवान ने आधीन है सूक्ष्मचित अचित विशिष्टम कारण ब्रह्म स्थूल चित अचित विशिष्टम कार्य ब्रह्म तय अद्वैतम विशिष्टाद्वैतम आ शंकर आपना रामोजाचार्य सिद्धांत थोड़ा भगवान स्वामी है जीवन माया भगवान ने आधीन है विशिष्ट एड़ायेला है ભગવાનની સાથે સંબંધથી જોડાયેલા છે પણ કયો સંબંધ છે શરીર શરીર સંબંધ જો હવે આપણે ટ્રેક ઉપર જઈએ છીએ શરીર શરીર સંબંધ આ આપણો દેહ છે અને આપણો આત્મા છે ને શરીરી કહેવાય દેહ ને શરીર આત્મા અંતર્યામી છે એને શું કહેવાય શરીરી એ રીતે ભગવાન છે ये शरीर जीव अ प्रकृति भगवान यीव मया शरीर शरीर संबंधी भगवान पुरुषोत्तम जोड़ेला है जीव अपने आत्मा ने शरीर जोड़ेलाम भगवान जीव मया से शरीर संबंधी जड़ायेला है जीव माया भगवान साथ शरीर संबंधी जड़ाला है था था था। हम सृष्टि समय शुभम बहुशम प्रजा जय भगवान संकल्प करे तेरे प्रकृति शरीर एनो विस्तार विकास थे बस ये आ समग्र सृष्टि है अन ब्रह्मांडो वाले जय प्रलये तय भगवानी शरीर रूप प्रकृति है संकोच थे लय थे એટલે ભગવાનની શરીરરૂપ પ્રકૃતિથી આત્મા કૃત્ય હે પરિણામ સ્વયં પોતે આ રીતે શરીરથી વિસ્તરે છે અને લીન થાય છે સૃષ્ટિની ઉત્પત્તિને પ્રલય પ્રકૃતિરૂપ શરીરમાં થાય છે પરંતુ ભગવાન જે એમના શરીર છે એને એનો કોઈ વિકાર અડતો નથી જેવી રીતે આપણા શરીર છે એને જુવાની આવે છે બાળપણ આવે છે વૃદ્ધાવસ્થા આવે છે છતાં આત્માને કંઈ વિકાર અડતો નથી એમ પ્રકૃતિ રૂપ જે ભગવાન શરીર છે એમાં સૃષ્ટિનો લય પ્રલય બધું થયા કરે છે પણ ભગવાન તો એમના આત્મા છે શરીર છે એટલે એ નિર્વિકાર અને નિર્વિકાર જ છે અને આ રીતે સૃષ્ટિનો ઉત્પત્તિને પ્રલય ક્રમ જળવાય છે બ્રહદાર ઉપનિષદમાં કહ્યું છે યશ્ય પૃથ્વી શરીરમ યશ્ય વાયુ શરીરમ યશ્ય अग्नि शरीरम यश्य सर्वाणी भूतानी शरीरम यश्य आत्मा शरीरम आ बदा एमना शरीर है भगवान हमें भाई मजा की बात ये कि शरीर प्रकृति जो भगवानी है शरीर रूप प्रकृति एलास पाँ भगवान अणुअणु अंतरयामी रूपे बैठा है एक अणु खाली नहीं एटले आ सघू जेखाय भगवान है भगवान रूप है कारण के बैठो कोगवन बैठो एट्ले गीता कहूर मध्याय सर्वम सामोशी तत्वी सर्वम ते सर्व व्यापी ने बैठा छो मट बधु सर्व तार रूप है जी रीते जो कि सामी श्रीजी महाराज रोम रोम बैठा है तो आप कोईपन शरीर गांधी स्पर्श करम स्पर्श है કારણ કે એમના રોમ રોમમાં એ બેઠા છે બસ એવી રીતે આ પ્રકૃતિનું જગત હોવા છતાં પ્રકૃતિના કણકણમાં બેઠા છે પરમાત્મા એટલા માટે આ સર્વમ ખલવીદમ બ્રહ્મ છે આ રીતે શરીર શરીર સંબંધ છે એટલે અહીંયા વચનામ્રત માં પ્રશ્ન આવ્યો કે આત્માને અક્ષરે ભગવાનનું શરીર કઈ રીતે કહેવાય કારણ કે શરીર છે તો એની વ્યાખ્યા શું છે તત શરીરમ જે ક્ષીણ ક્ષીણ થઈને નાશ પામી જાય એને શરીર કહેવાય આ શરીર છે તો વિકારવાન છે જળ છે નાશવંત છે રોગાદિકથી દુઃખરૂપ છે પાછો એનો નાશ થાય છે નિત્ય આત્માને એને સંબંધ રહેતો નથી એક શરીર છૂટીને બીજું શરીર આવી જાય છે તો આત્માને શરીરને વિલક્ષણતા જ આવી વિલક્ષણતા જો આત્માને અક્ષર ભગવાનનું શરીર હોય તો એને ને ભગવાનની સાથે હોવી જ જોઈએ જ્યારે આત્માને અક્ષર જે છે એ તો અખંડ છે નિત્ય છે શાશ્વત છે સુખરૂપ છે અને એમાં કોઈ હેય ઉપાધિ નથી હેય એટલે છોડવા જેવી કોઈ ઉપાધિ એટલે વળગણ નથી છોડવા જેવી ઉપાધિ વળગણ કોઈ નથી जम भगवान मया की पर निर्विकार एम आत्माने अक्षर पर मैया पर निर्विकार तो पी ए भगवान शरीर केम कहवा के आ श्रीजी महाराजे प्रश्न कराजे पी एम कहू के, के, के शरीर ने व्याख्या शीरियते तत् शरीरम एटलीज व्याख्या पर्याप्त नहीं खरेखर तात्विक शरीर व्याख्या ये व्याप्यपणु आधीनपणू असमर्थपणू शरीर व्याख्या शरीर है तो आत्मा व्याप्य है आत्मा एम व्यापक आत्विक व्याख्या आत्मा आ शरीर आधीन है आत्मा आग आ जड़ शरीर अत्यन्त असमर्थ है ये शरीर न साचु स्वरूप એ દ્રષ્ટિએ આત્માને અક્ષર એ ભગવાનનું શરીર છે કારણ કે આત્માને અક્ષર એ ભગવાનને માટે વ્યાપ્ય છે આત્માને અક્ષરમાં ભગવાન વ્યાપક છે આત્માને અક્ષર ભગવાન આધીન છે અને આત્માને અક્ષર ગમે તેટલા સમર્થ હોવા છતાં પણ ભગવાન પુરુષો તમને આગળ અત્યંત અસમર્થ છે અક્ષર મહાબળવાન છે છતાં પણ ભગવાનની આગળ અત્યંત અસમર્થ છે एट आत्मा अक्षर छे भगवान शरीर है भगवान है यरी आत्मा एट्ले कई जड़ चेतन आ ब्रह्मांड में अनंत जीवात्माओं से अनंतवताओ है अनंत ईश्वरों अनंत, अनंत मुक्तो स्वयं अक्षर ब्रह्म है यदाज पुरुषोत्तम शरीर है पुरुषोत्तम बधा शरीरी है આ લ્યો આ થયો આપણો આ વચનામૃતનો ઉત્તર અને આ થયો આપણો વિશિષ્ટનો સિદ્ધાંત પણ કુટી કુટીને જાણવા જેવું એ છે હવે સમજો સારો સાર એ છે રામાનુજાચાર્ય શ્રીજી મહારાજ એ બીજા આચાર્યો એ જે કે છે એ સાર કે એક ભગવાન આપણા શરીર છે આપણે એના શરીર છે આપણે એને આધીન છે એ આપણા સ્વામી છે એટલે આપણે ગમે તેટલી સાધના કરીએ ને મહામુક્ત થઈ જઈએ અક્ષર બ્રહ્મના સાધર્મેપણાને પામી જઈએ અરે પુરુષોત્તમના સાધર્મેપણાને પામી જઈએ તો પણ પુરુષોત્તમ થવાતું જ નથી પુરુષોત્તમ જેવા થવાય છે મમ સાધર્મે મા પુરુષોત્તમ જેવા ઐશ્વર્યો એવું સામર્થ્ય એવો પ્રતાપ આવી જાય તો પણ પુરુષોત્તમ જેવા થવાય પણ પુરુષોત્તમ થવાય નહીં ભગવાન ભગવાન જરીએ પછી મહારાજે સારંગપુરના સત્રમાં બહુ સરસ દ્રષ્ટાંત આપ્યું કે જેમ મીઠા જળનો મહાસ હોય એમાં ચકલું પીવે આથી પીવે ગરુડ પીવે બધા પીવે થાય પણ સમુદ્રનું પાણી કઈ ઘટે નહીં અને સમુદ્ર એના માટે અફાટ ને અફાટ જ રહે એવી રીતે પુરુષોત્તમની ઉપાસના કરીને અનંત જીવાતમાવો સાધર્મે પણ પામે એવા ઐશ્વર્યશાળી થઈ જાય તો પણ પુરુષોત્તમ તો અપાર ને અપાર જ રહે જેટલા આગળ જાય એટલું આગળ દેખાય આકાશમાં ગરુડ ઉડે જેટલું આગળ જાય એટલું અનંત દેખાય જેટલું આગળ જાય એટલું અનંત દેખાય પણ ભગવાનનો છેડો આવે નહી એટલે પુરુષોત્તમ થવાતું નથી જયારે શંકરાચાર્યજી એમ કહે છે કે જીવાતમાં સાધના કરે ને બ્રહ્મ દશાને પાવે ત્યારે બ્રહ્મે ભવતી બ્રહ્મ થઈ જાય છે એમ બ્રહ્મ થવાતું નથી બીજી વાત જુઓ સાંભળજો शंकराचार्य जी एम सीद्धांत में अद्वैतवाद में एम कहे कि मोक्ष है ये जंतिम फल है अपने घना समझा वगर बोलिए राखी चाहिए मोक्ष मेवो मोक्ष अंतिम सिद्धि है तात्विक रीते समझा जेवी शंकराचार्य जी कहे मोक्ष एज अंतिम परम फल है रा मनोजाचार्य वलभाचार्य श्रीजी महाराज बदा आचार्य महाराज एम कहे कि मोक्ष करता એ પરાત્પર પુરુષોત્તમ નારાયણ છે એમના સ્વરૂપનો એમની મૂર્તિનો જે આસ્વાદ માણવો ને સેવા કરવી એના જેવો પરમાનંદ કોઈ નથી એનાથી આગળ કોઈ નથી મોક્ષ તો એની ગણતરીમાં જ નથી શંકરાચાર્યજી અદ્વૈતમાં એમ કહે છે કે જ્ઞાન એ જ શ્રેષ્ઠ સાધન છે જ્ઞાનથી આગળ પછી કોઈ બીજું શ્રેષ્ઠ ઉત્તમ સાધન નથી तो श्रीजी महाराज रामचार्य वल्लभाचार्य आदिक तमाम आचार्य एम कहे छे कि ना भक्ति ये श्रेष्ठ साधन छे भगवान आश्रय कर शरणागत भावे य पुरुषोत्तम नारायणी नवधा भक्ति करी एना जेवू बिजू कोई श्रेष्ठ साधन भक्ति करना ने भगवान ज्ञान आपे ज्ञान प्रगटे बाकी भगव भक्ति एज श्रेष्ठ साधन शंकराचार्य जी भक्ति की व्याख्या शू करे छे। સ્વ સ્વરૂપાનુસંધાન ભક્તિ રીતે અભિધિય તે આપણે આપણા આત્માનું અનુસંધાન સ્વરૂપાનુસંધાન કરવું એ જ ભક્તિ છે ત્યારે શ્રીજી મહારાજ વલ્લભાચાર્ય રામાનુજાચાર્ય કહે બાપા એવું નથી અત્યંત પ્રેમથી મહિમાથી ભગવાનની સાથે નવધા ભક્તિથી જોડાવવું અને ભગવાનની મૂર્તિનું ચિંતન કરવું પ્રેમ અને મહિમાપૂર્વક એનું નામ ભક્તિ છે આત્માનું ચિંતવન કરવું એ ભક્તિનો અર્થ નથી જો તત્વજ્ઞાનમાં કેટલા ફેર પડે છે અને એને લીધે પ્રાપ્તિમાં પણ કેટલો ફેર પડે છે એ જ શંકરાચાર્યજી એમ કહે છે કે ભગવાન સદા નિરાકાર છે બ્રહ્મ નિરાકાર છે એટલે आखिर ब्रह्मीन थी जवान श्रेष्ठ पुरुषोत्तम सदा साकार स्वरूप ना आस्वाद मणव परमुक्ति साकर थारू साकर स्वाद लेव उत्तम એટલે બ્રહ્મ થઈને ભળી જવું એ સાકરના ગાંગડા જેવું છે સાકર ને શું ખબર પડે હું કેટલી ગળી છું સુસુપ્તીમાં આપણને ક્યાં કોઈ રૂપિયાનો સ્વાદ હોય છે ભાઈ એ બ્રહ્મ સુસુપ્પ્તી જેવું છે એને ખબર જ નથી પછી શું થયું એના કરતા સાકરમાંથી શીરો બનાવો જલેબી હમણાં બનાવો કાલે બનાવો દશેરા આઈ ગયા છે સરસ રસ નીતર જલેબી તો કેવો મજા આવે ખાલી ગાંગડાને સૂંઘી રાખીએ તો મજા આવે એવી જલેબી મોડા મૂકીને સ્વાદ માણીએ તો એને જલેબી આવડતી હોય બનાવતા તો અહીંયા હોઠિયા ડૂંટી પહોંચી જાય એવી થાય નહીં તો ચોખા ભાંગી ગયા દાખલા છે જલેબી ખાવામાં એટલે એ લીન મુક્તિ શંકરાચાર્ય પસંદ કરે છે અને આ સેવા મુક્તિ છે કારણ કે ભગવાન સાકાર સ્વરૂપ છે હવે ભાઈ સાંભળજો આપણે હંમેશા મનમાંથી એક કાઢી નાખવું જોઈએ કે ભગવાન સ્વામી નારાયણ એક જ એવા છે કે જે ભગવાનને સદા સર્વદા સાકાર પણ માને છે બીજા બધા તો નિરાકાર જ માને છે એવું નથી એક શંકરાચાર્ય સિવાય બીજા કોઈ આચાર્ય ભગવાનને નિરાકાર કહેતા નથી એ વલ્ભાચાર્ય રામાનુજાચાર્ય મધવાચાર્ય નિમ્બારક તુલસીદાસી વગેરે કોઈ કહેતા નથી બધા એમ જ કહે છે ભગવાન સાકાર છે હમ છતાં તમે જુઓ મિરકલ કે વલ્ભાચાર્ય માનનારા નિમ્બર એવા લેખકો વક્તાઓ પ્રવચનકારો કે ભાગવત અને રામાયણ ની કથા કરનારાઓ જગજહેરમાં સતત એમ જ કેતા હોય છે કે ભગવાનનું મૂળ સ્વરૂપ સદા સર્વદા નિરાકાર છે નિરાકાર છે એનું કારણ શું થાય છે એક જગદગુરુ શંકરાચાર્ય એનું પ્રદાન સર્વશ્રેષ્ઠ ભારતમાં છે એનો વાંધો નથી એ આપણે પ્રથમના બેતાલીસમાં કહ્યું છે કે એમનું પ્રધાન શું છે પરંતુ આ જે લેખકો વક્તાઓનું ભાગવતમાં અને રામાયણમાં વલ્લભાચાર્ય માને છે તુલસીદાજીને માને છે છતાં નિરાકાર નિરાકારે ઠોક ઠોક કરે છે એ લોકો ભૂલી જાય છે કે એ વલ્લભાચાર્ય રામાનોજ આચાર્ય તુલસીદાજી વગેરે આચાર્યો શંકરાચાર્યના તત્વજ્ઞાન સાથે સહમત નથી કાં તો એને એ ખબર નથી ને કાં તો ખબર છે તો ભૂલી જાય છે ભલે એ વલ્ભાચાર્યના કે વાત આવે ભલે તુલસીદાસજીના કે વાત આવે પણ એને ખબર નથી તુલસીચાર્યલ્ભાચાર્યજી શંકરાચાર્યત્વજ્ઞાન એટલા માટે જાય છે હું એક એક વસ્તુ તમને બહુ ટીપિકલ કઉ છું કદાચ તમારા ઉપયોગની ન હોય તો કાંઈ નહીં પણ મારા મરી ગયા પછી કોકને કામ તો આવશે કે એટલા માટે ભૂલી જાય છે કે વધારે ને વધારે શંકરાચાર્યને સિદ્ધાંતને નિરાકારને લગતા ગ્રંથો વાંચવા ભણવા એના પ્રવચનો સાંભળવા અને એનો જ સંસર્ગ વિશેષ થવાથી એવું દ્રઢ થઈ જાય છે કે ભગવાન નિરાકાર છે આ મનમાં જાય છે એનાથી એક મોટી વાત તમને કે વલ્લભાચાર્યને માનનારા આપણે નામ કોઈના દેવા નથી છતાંય ભાગવતની કથા કરતા હોય અને છતાં એમાં નિરાકારનું પ્રતિપાદન જ કરતા હોય બરાબર આવું શું કામ થઈ જાય છે કે વલ્ભાચાર્યનો શુદ્ધાદ્વેત શંકરાચાર્યનો અદ્વેત એ તાત્વિક નિરૂપણમાં એટલો બધો આમ નજીક આવી જાય છે જેથી જ વલ્લભાચાર્યનો જે ભેદ સૂક્ષ્મ છે જલ્દી કાં તો સમજાતો જ નથી કોશિશ નથી કરતા સૂક્ષ્મ રીતે સમજવા માટે એટલે એ જ બે લગોલગ આવવાથી बेद दिखाई चे। हकीकत भेद दकीकत में झीणवटभरी वल्भाचार्य समझा न होवा गड़बड़ कर दाखलो आप नरसिंह मेहता ना पद ते जो एवं बे त्र पदों जागीने ने तो जगत दिशे नही ऊँघमा अटपटा भोग भोगवासे चैत चित चैतन्य विलास तद रूप छे ब्रह्म लटका करे ब्रह्म पासे अखिल ब्रह्मांड में एक तू श्रीहरि झूजवे रूपे अनंत अनंतवासे घाट घड़िया पची नाम रूप जूझवा आखरे हेमनु हेम होइ आ बिलकुल तमने शंकराचार्य अद्वैतवादनु प्रतिपादन करता पद लगे પણ હકીકતે સાંગો પાંખ શુદ્ધાદ્વૈત વલ્ભાચાર્યના સમજ્યા હો અને પછી તમે આ પદને વાંચો તો તમને ખબર પડે કે નરસિંહ મહેતાએ વલ્ભાચાર્યના શુદ્ધાદ્વૈતનું પ્રતિપાદન કર્યું છે શંકરાચાર્યના અદ્વૈત મતનું પ્રતિપાદન નથી કર્યું અને વલ્લભાચાર્ય છે એની પહેલાં પણ વિષ્ણુસ્વામી થયા છે અને વિષ્ણુ સ્વામીનો મૂળ શુદ્ધાદ્વૈત મત છે વલ્લભાચાર્યને પ્રવર્તન કર્યું છે નરસિંહ મહેતા એ શુદ્ધાદ્વૈતનું પ્રતિપાદન કરે છે શંકરાચાર્યના અદ્વૈતનું નહીં પણ તમે જોઈને બોલ્યો ને ઘાટ કે નિરાકારપણે જ્ઞાન માર્ગ થી જે ભગવાન સાકારપણે ભગવાન શ્રીકૃષ્ણ પુરુષોત્તમની ઉપાસના કરે છે એને જ પુરુષોત્તમનો સ્વાદ ચાખવા મળે છે પેલાને તો એ સ્વાદ સૂંઘવા પણ મળતો નથી આ વલ્ભાચાર્ય કે છે હવે આમાં ક્યાંય નિરાકારનું પ્રતિપાદન છે છતાં એના માનના રાકે એ ધે રાખે છે થોડું ઇંગ્લિશ ભણી ગયા હોય થોડું આ ભણી ગયા હોય ઇંગ્લિશની અંદર વધારે અદ્વૈતનું પ્રતિપાદન હોય બધા સંન્યાસીઓએ પ્રતિપાદન કર્યું હોય એટલે કહે રાખે એનર્જી હેઝ નો બોડી હા હા લબાડી આ ગરબડ થાય છે અને એ વલ્ભાચાર્યને અન્યાય કરે છે જો તમારે વલ્ભાચાર્યના કહેવાતા હોવ તો તમારે એનું તત્વજ્ઞાન સાંગોપાંગ ભણવું જોઈએ बीजे महत्वपूर्ण गरबड़ सुकाम करे बहुत सरस अपना बापे कहू मध्य दस म वचनाम्रतम प्रथम छासठ मीजी महाराज एम कहे के शास्त्री भाषा एटली गुड है કે એમાં જ્યાં જ્યાં ભગવાનનું એવું સ્વરૂપ વર્ણન કરવામાં આવ્યું હોય છે જલ્દી સમજાતું નથી હવે જલ્દી સમજાતું નથી એટલે ઘણા લોકો શું કે અમે તો વિદ્વાન છીએ અમને સમજાય અરે ભલ ભલા ના સમજાય અનુભૂતિ હોય ને રમણ મહર્ષિ જેવા અનુભૂતિ પ્રાગ પુરુષ કહેવાતા હોય ને તો શાસ્ત્રની ગૂઢ ભાષામાં શ્રીજી મહારાજના મતે ઉકલે નહીં मेरी तरी तो बात ज नहीं आ हूँ नहीं कहते वही के आ तो ई कह शू खबर पड़े एट हूँ बद आचार्य करूँ आ श्रीजी महाराज ने राजाचार्य करू शास्त्री गूढ़ भाषा समझाती नहीं भागवतनी अंदर साकार भगवान न प्रतिपादन होने होता श्रीजी महाराज मध्य दशमा में कहे कि एम निराकार भगवान प्रतिपादन समझना थे એટલે છાસઠમાં કીધું કે આવું શું કામ થાય છે હમ ભગવાન આ ભાગવત આદિ શાસ્ત્રોની અંદર ભગવાનના સગુણ સાકાર સ્વરૂપનું પણ વર્ણન છે અને નિર્ગુણ નિરાકાર સ્વરૂપનું પણ વર્ણન છે તો હવે એમાંથી કેમ સમજવું વર્ણન તો બે આવે છે બહુ મજાની વાત એની ચાવી આ આ બધા જે ગોટાળા છે ને એની ચાવી પ્રથમના ચોસઠમાં આપી જે આપણે વાંચી ગયા એ ચાવી જો સમજાય જાય તો કોઈ પણ શાસ્ત્રમાં ફટાફટ બધા તાળા ખુલી જાય આ ગુજરાતીમાં આવી ચાવી તમને વિશ્વમાં ન મળે એ એ ચાવી અહીંયા છે પ્રથમના ચોસઠ શ્રીજી મહારાજે શું કહ્યું કે રૂપવાન એવું જે દ્રશ્ય એના તદાત્મકપણે જ્યારે ભગવાનનું શાસ્ત્રમાં વર્ણન હોય ત્યારે ભગવાનને સગુણ સાકાર રૂપે પ્રતિપાદન કર્યું હોય અને આત્માના દ્રષ્ટા તરીકે જયારે ભગવાનનું સ્વરૂપનું વર્ણન કર્યું હોય ત્યારે ભગવાનને નિર્ગુણ નિરાકાર રૂપે પ્રતિપાદન કર્યા હોય છે બાકી આ જે નિર્ગુણ કહે અને સગુણ કહે बंने ठी पुरुषोत्तम नारायण तो मूर्तिमान थका न्यारा सर्वोत्तम आ चावी बाप हम आप थोड़ी सरलता कोशिश करूपवान एवं दृश्य जय आत्मापणे भगवान ने कह तरह शु कगुण साकार कह जो गीता पंद्रमा अध्याय बहुत सरस एम भगवान के દ્વામવ પુરુષો લોકો ક્ષરસ્ચાક્ષર એ વચ હું તમને તત્વની જગ્યાએ સૃષ્ટિ શબ્દ કહીને વાત કરીશ એટલે જલ્દી સમજાઈ જાય તો બે પ્રકારની સૃષ્ટિ છે ક્ષર સૃષ્ટિ અક્ષર સૃષ્ટિ હરસૃષ્ટિ અક્ષર એટલે નાશ પામતી સૃષ્ટિ નાશ પામતી સૃષ્ટિ અક્ષર શું છે આ મારું શરીર તમારું શરીર સૂર્ય ચંદ્ર અગ્નિ પૃથ્વી વૃક્ષો દેવતાઓ વિરાટ નારાયણ એમના શરીરો આ બધા ક્ષર સૃષ્ટિ છે કાળે કરીને નાશ પામી જાય છે આ બધી પાછી ભગવાનની વિભૂતિ છે સૂર્ય ચંદ્ર અગ્નિ દેવતાઓ વિરાટ નારાયણ આ બધી પૃથ્વી વૃક્ષો બધું શું છે ભગવાનની વિભૂતિ છે પણ છે ક્ષર સૃષ્ટિ હવે આ દેખાય છે એવું રૂપવાન અને ક્ષર સૃષ્ટિ એ ભગવાનની વિભૂતિ છે એ વિભૂતિના તદાત્મકપણે જ્યારે એકાત્મપણે જ્યારે અંતર્યામીપણે જ્યારે ભગવાનને વર્ણન કરવામાં આવ્યા હોય ત્યારે ભગવાનને સગુણ સાકાર રૂપે વર્ણન કર્યું હોય એક્ઝામ્પલ સૂર્યની સ્તુતિ કરવામાં આવે વિભૂતિ છે તો સૂર્યદેવનું શરીર છે ક્ષર સૃષ્ટિમાં જ એનું જયારે વર્ણન ભગવાનને તદાત્મક ભગવાનની એકતાથી જયારે વર્ણન જેવા ગણીને ચાર હાથ છે સરસ અવયવો છે રૂપ છે સાકાર સગુણ ગુણનું વર્ણન આવે થયું ને એવી રીતે આ વિરાટ નારાયણ જે વિરાટ બ્રહ્માંડ છે એ વિરાટ પુરુષનું જયારે ભગવાનના તદ્દાત્મકપણે એક્યપણે વર્ણન કરવામાં આવે ત્યારે એ સહસ શીર્ષા પુરુષ રૂપે હજારો નેત્રો છે હજારો હાથ છે હજારો ચરણ છે ઉદર છે બાહુ છે એવું ભગવાનનું સાકાર અને સગુણ સ્વરૂપનું વર્ણન કરવામાં આવે હવે અક્ષર સૃષ્ટિ છે બીજી અક્ષર સૃષ્ટિ શું છે જે નાશ નથી પામતી તો એ શું છે મારો આત્મા તમારો આત્મા દેવતાઓનો આત્મા વિરાટનો આત્મા હે અક્ષર સૃષ્ટિ છે હવે એ આત્માને તદાત્મકપણે અંતરિયામી પણ જયારે ભગવાનને વર્ણન કરવામાં આવ્યા હોય ત્યારે ભગવાનને નિર્ગુણ નિરાકાર રૂપે પ્રતિપાદન કરવામાં આવ્યા હોય છે સૂર્યના આત્માને તદાત્મકપણે વર્ણન કરવામાં આવ્યા હોય મારા આત્માને તદાત્મકપણે જયારે ભગવાનને વર્ણન કરવામાં આવ્યા હોય ત્યારે ભગવાનને કેવા કહેવા હોય નિર્ગુણ નિરાકાર હવે થાય છે શું બાપલા का तो अपने साकार सगुण विभूति स्वरूप क्षर सृष्टि वर्णवायेलु क्षर सृष्टि न सगुण साकार स्वरूप वर्णवायु तक अपना जेव मानी अटकी जाए का भगवान ने आत्मा तदात्मकपणे अक्षर सृष्टि साथ जो भगवान नगुण निराकार स्वरूप वर्णवायु त्या निर्गुण निराकार अटकी जाइए छे પણ એનાથી આગળ મજાની વાત એ છે કે અક્ષર સૃષ્ટિ સાથે વર્ણવાયેલું સગુણ સ્વરૂપ અક્ષર સૃષ્ટિ સાથે વર્ણવાયેલું નિર્ગુણ નિરાકાર સ્વરૂપ એ બંનેથી ભગવાન પુરુષોત્તમ તો પર છે નરા છે સર્વોત્તમ છે અને પાછા મૂર્તિમાન છે ગીતામાં કહ્યું છે જુઓ યસ્મા ક્ષર મતિ લોકે વેદે છે પ્રથિત આ ક્ષર અને અક્ષર એ બંનેથી હું ઉત્તમ સર્વોત્તમ પુરુષ છું તેથી મને લોકમાને વેદમાં પુરુષોત્તમ કહેવામાં આવે છે આ પુરુષોત્તમ પુરુષ વિદ માટે ઈશારો છે અને વેદોમાં કહ્યું જ છે સાક્ષાતપણે ભગવાનનું પર સ્વરૂપનું સાકાર સ્વરૂપે પ્રતિપાદન છે વેદાહમેતમ પુરુષમ મહંતમ આદિત્ય વર્ણઃ તમસ પરસ્તાર એ ભગવાન સુંદર અવયવોવાળા છે આવું ભગવાનનું સાકાર મૂર્તિમાન પર સ્વરૂપ છે તો આ જે વિભૂતિ સ્વરૂપ સાથે વર્ણવાયેલું સગુણ સ્વરૂપ સૂક્ષ્મ અણુથી અણુ ભગવાન જે આત્મા સાથે તદાત્મકપણે વર્ણવાયેલા એવું જે ભગવાનનું નિર્ગુણ સ્વરૂપ કાર્યાણીના આઠમામાં શ્રીજી મહારાજે કહ્યું કે એ તો ભગવાનની મૂર્તિનું કંઈક અલૌકિક ઐશ્વર્ય છે અણોર અણિયા મહતોષ્ચ મહાર વિરાટ વિભૂતિ હોય એથી પણ વિરાટ અને સૂક્ષ્મ આત્મા હોય એથી પણ સૂક્ષ્મ એ ભગવાનનું નિર્ગુણ સ્વરૂપ છે ને એ તો ભગવાનનું ઐશ્વર્ય છે બાકી ભગવાન તો એનાથી પણ ન્યારા છે જુદા છે પુરુષોત્તમ છે મૂર્તિમાન છે હવે આ ચાવી ફિટ થઈ જાય તો જ્યાં તમે વાંચો ત્યાંથી ખ્યાલ આવી જાય જો ચાવી હાથમાં ન આવી હોય તો તમે ભાગવતનો તમે કપિલ ભગવાનનો જે પ્રસંગ છે હવે એ તમે તૃતીય સ્કંદમાં વાંચો તો ભગવાનનું નિરાકાર સ્વરૂપ હાથમાં આવે तेरे आत्मा तदात्मकपणे भगवान वर्णन गीता अध्याय वाँचो कि क्षेत्र एल देह क्षेत्र आत्मा पी एम क्यू क्षेत्रज्ञापी ममविद्धि मैंने अर्जुन तू क्षेत्र अचो पड़ो एट्ल शू समझे कि आप भगवान आत्मा ये ज भगवान है ये क्षेत्रज्ञ ना क्षेत्रज्ञ है એટલે અપી શબ્દ વાપરો છે મને પણ તું ક્ષેત્રજ્ઞ જાણ મતલબ કે આ બધા આત્માઓ છે પણ ક્ષેત્ર થાય છે મારી આગળ અને હું એનો ક્ષેત્રજ્ઞ છું પણ જો આ ચાવી સાંગોપાંગ હાથમાં હોય તદાત્મક પણ રૂપવાનના તદાત્મક અરૂપ આત્માના તદાત્મક એનાથી પર છે ને સદા મૂર્તિમાન છે આ ચાવી જો ન જડી હોય તો ગોથું ખાઈ જાય જ્યાં વાત આવે ભગવાન અરૂપ છે નિર્ગુણ છે નિરાકાર છે અને પુરુષોત્તમ પંદરમો અધ્યાય પુરુષોત્તમ યોગનો છે ત્યાં ભગવાનનું ઉત્તમ પુરુષ રૂપે પુરુષોત્તમ રૂપે નિરૂપણ છે જ્યાં જે ચાલે છે એ તો તત્વજ્ઞાનની ગહનતા હોય છે ભાઈ એ ચાવી હોય તો ઉઘડે નૈતરિયા મહારાજ આમાં પણ વાત કરી કે એમ સમજે કે કાંટાને કાંટો કાંટા વડે કાંટો કાઢીને પછી બે કાંટાને નાખી દેવાના એવી રીતે ભગવાન દેહ ધારણ કરે છે અને ધરતીનો ભાર ઉતારવા આવે છે પણ ભાર ઉતારીને દેહનો ત્યાગ કરે છે એટલે જે એવા છે એ લોકો એમ સમજે છે જો ભગવાને દેહનો ત્યાગ કરી દીધો અને નિરાકાર થઈ ગયા અને માટે નિરાકરણ મૂળું સ્વરૂપ છે એટલે જોજો તમે મોટે ભાગે કથા કરો માનતા હોય તુલસીદાસને માનતા હોય વલ્ભાચાર્યજીને ભાગવત કે રામાયણ ની કથા કરે ત્યારે શું કેકાર સાકાર એવું નથી પણ એ ચાવી ખબર નથી અને આગલી ગડબડ થાય છે એટલા માટે આવું વર્ણન કરવામાં આવે આપણે સાકાર છે નિરાકાર નથી જેવું નથી માનતા પણ સાકાર થાય છે એટલે શાસ્ત્રની ભાષા ગુઢ છે એટલે શ્રીજી મહારાજ એક શબ્દ વાપ જેને ભગવાનમાં આવી સાકારપણાની દ્રઢ નિષ્ઠા હોય એના થકી આ વાત પમાય બીજાથી પમાય નહીં સીધે સીધું શાસ્ત્ર માંથી સમજી જવાતું નથી એમ સમજી જવાય તો તો શું જોયે ભાઈ ભલ ખાઈ જાય તો તો આટલા બધા ઝઘડા ડખા હોય છે ને આપણી સીધે સીધી વાત સામે હામે બોલતા હોય તો એ લોકો નથી સમજી શકતા એક જણો હોટલમાં જમવા બેઠો હતો થાળી આવીને જમવા મળ્યો વેઇટર સામે ઊભો હતો તો વેઇટર હતો ત્યાં આમાં રાખે ચારે બાજુ એટલે પેલા જમતા જમતા કીધું શું ખુજલી છે તો કે મેનેજરને પૂછી જાઉં હશે એક ડીશ લઈ આવીશ સીધો જ વાત કરે સમજાણું એને હવે આ ખંજવાળનું પૂછે છે ને બોલો વાનગી સમજે લખ્યું તું હોટ કોફી પાંચ રૂપિયા ગરમ કોફી પાંચ રૂપિયા કોલ્ડ કોફી દસ રૂપિયા પત્ની અંદો મારો જલ્દી પીવો ઠોરી જહાજ દેવા પડશે આ લખેલું વંચાય છે જુઓ સોસાયટી માં નવા બેન રેવાડોશી અમદાવાદ જેવું છે એનાથી એને બૂમ પાડી કે રમીલાબેન હું નહીં આવી શકું હું અત્યારે બીજી છું તો કે એમાં શું વાંધો તમે બીજી હોય ત્રીજી છું એ બીજી ની વાત શું કરે આ ત્રીજી ની વાત કરે બીજી નો કામમાં છું મારે શું કરવું આ તત્વજ્ઞાન માં જો હું આ કહું મને એકલાન રસાવ એવું છે આ બાકી આજે આ માથા કોઈ કોણ કરે આ પીંજણ કરે પણ બાકી આ તત્વજ્ઞાન છે ને એટલે જાણ્યા વગર સંપ્રદાય માં પડવું નહીં એ તો બહુ પાયાની વાત છે આ આપણને એમને મળી ગયું છે ને એટલે ખબર નથી બાકી શ્રીજી મહારાજ હાથ વરફ ફર્યા પછી ત્યારે એક જ પ્રશ્ન પૂછા આત્મા જીવ ઈશ્વર માયા બ્રહ્મ પરબ્રમ એના સ્વરૂપ કહો ભે કોઈમાં છેદ લોજમાં ઉત્તર મળ્યો ત્યારે મૂકવું માથું હવે બરાબર ઠે દ્વારકા ઉત્તર મિલ ગયા આપણને તો આ સમજવું નથી વાંચવું નથી વાંચો જવા દો અત્યારે ક્યાંય નો ક્યાંય જતો જાય બહુ સમજવા જેવું છે આ એટલે ભગવાન સદા સર્વદા મૂળ સ્વરૂપે સાકાર છે અને નિર્ગુણ સ્વરૂપે સર્વત્ર વ્યાપક સૂક્ષ્મ રૂપે ભગવાન અંતર્યામી રૂપે ભગવાનનું નિર્ગુણ સ્વરૂપ છે સ્થુળ રૂપે જે પ્રકૃતિમય સૃષ્ટિ છે એમાં ભગવાન ઠેર ઠેર બેઠો છે એ ભગવાનનું વિભૂતિ સ્વરૂપ છે રૂપવાન સ્વરૂપ છે એ સગુણ સ્વાકાર સ્વરૂપ છે પણ એ તો અલૌકિક જે પરમાત્મા પુરુષોત્તમ નારાયણ આ બધું ગીતામાં છે આ બાજુ મારું નથી હો આ બાજુ ભાગવતમાં છે ગીતામાં છે પણ તમે ગામડામાં કોઈ સંન્યાસીઓના અંતર બધા હોય ને એની પાસે સાંભળે ને એટલે આત્મા છો પરમાત્મા આત્મા છો પરમાત્મા કરવાનું છે આ શંકરાચાર્ય સિવાય બધા વલ્ભાચાર્ય મધવાચાર્ય આ બધા રામાનુચાર્ય ના તુલસી દાજી બધા કર્યું છે એ જ કરવાનું છે પણ આખી ગતિ બદલાઈ જાય છે ભાઈ એટલે આપણે પાછા માનતા હોઈએ વલભા ત્યારે એના બધાને પાછું તત્વજ્ઞાન સ્વીકારતા એકદમ તૃત્યમ નું ગોળબડ ગોટાળો કરીએ છીએ સાકાર ભગવાન મૂળ સ્વરૂપે સદા છે બહુ મજાની વાત શ્રીજી મહારાજ મધ્યના દસમા પ્રથમના છાસઠમાં એમ વાત કરી કે જુઓ કારણ કે પ્રશ્ન થાય કે ભાઈ મૂર્તિમાન ભગવાન હોય તો એ સર્વત્ર અનંત બ્રહ્માંડોમાં વ્યાપી કેમ શકે હું મૂર્તિમાન છું એટલે એક દેશમાં સીમિત થઈ ગયો અહીંથી અહીં હું નથી મૂર્તિમાન તમે કોઈને કહો એટલે સાકાર સીમિત થઈ ગયો ને દેશમાં આવૃત થઈ ગયો તો એવો ભગવાન હોય તો અનંત બ્રહ્માંડોમાં વ્યાપક કેમ થાય બહુ સમજાય એવું શ્રીજી મહારાજે દ્રષ્ટાંત આપ્યું દસમામાં મધ્યના દસમા પ્રથમના છાસઠમાં કે અગ્નિદેવ મૂર્તિમાન છે જ્વાળા રૂપે નિરાકાર છે વરુણદેવ મૂર્તિમાન છે દ્રષ્ટાંત મજાનું જડબે સલાહ આપ્યું ભાગવત અને મહાભારતનું શ્રીજી મહારાજે કહ્યું મધ્યના દસમામાં કે તમે મહાભારતમાં જુઓ અગ્નિદેવ શ્રી કૃષ્ણ ભગવાન પાસે ખાંડવન પ્રસ્તાવ લઈને આવ્યો ત્યારે મૂર્તિમાન આવ્યા પ્રભુ માને તમે ખાંડવન દહન કરો ભગવાન એક પ્રસ્તાવ સ્વીકાર્યો પછી એ જ મૂર્તિમાન અગ્નિ જ્વાળારૂપે પુરા એ ખાંડવનમાં નિરાકાર પણ વ્યાપી ગયો છે કે મૂર્તિમાન થકા નિરાકાર આ મહારાજે વાત કરી અદભુત अपनी सीधी दृष्टि जो सूर्य बिंब साकार चे प्रकाश रूपे प्रकाश रूपे अखाए ब्रह्मांडल व्याप्त आपकारु साकार थका निराकार चे। એ વિવેક તો હોવો જોઈને સૂર્યના બિંબ થકી પ્રકાશ છે પણ પ્રકાશ થકી સૂર્ય નથી આ હિલોજન થકી પ્રકાશ છે પણ આ પ્રકાશ થઈને હિલોજન થઈ છે હે ભાઈ હે ઉકા ભાઈ સાચું ખોટું આ સીધી સાદી વાત છે બોલો પણ તત્વજ્ઞાન એને કહેવાય કે તમને એટલું ભૂલમણી નાખી દે ને કે તમે બહાર જ નીકળી ના આવો એવું તત્વજ્ઞાન હોય એક જણો કે હું હેલો જતો હતો ને ત્યાં બે સાપ સાપ હતા ને એ બાજતા અને મેં જોયું ને ઉભો ગયો એક સાપ બીજા સાપ ને આમ પૂંછડી પકડી અને ગળતો હતો ઓયું ઓયલાઈને પૂછડીએ થી ગળે ઓલ પૂછડીએ થી ગળે અને બે સાપ એક ને ગળે મને તો મજા પડી પાંચ મિનિટ ઉભો બે સાપ એક બીજા ગળી ગયા ત્યાં કઈ નર્યું આને તત્વજ્ઞાન કેવાય હા નજર સામે આપણે કર્યું ગળે એટલે વિદ જાય ને અને છતાં કઈ કઈ રહ્યું બે ગયા એકબીજાને આપણી રીતે હજી તમે જુઓ આ દિલ્હીમાં ન્યૂઝ રીડિંગ કરતા હોય રીડર્સ હોય વાંચતા હોય ન્યુઝ હે સાકાર છે નિરાકાર મારી હારે બોલો સાકાર નિરાકાર સાકાર બેઠો છે ને અને પછી આ ખા એ પૃથ્વીના ગોળા ઉપર અને પૃથ્વીના આવરણથી પણ કેટલે ઊંચે સુધી એ એક જ વ્યક્તિ વ્યાપી જાય છે કે નહીં છે કે નહીં તમારી જો મુફલિસ માણસ પણ આખા બ્રહ્માંડમાં વ્યાપી જતો હોય તો આ પરાત પર પુરુષોત્તમ નારાયણ એની શક્તિથી કેમ વ્યાપ્ત ન થાય ટેકનોલોજી એની પાસે છે એ ટેકનોલોજી આવી ક્યાંથી મારા બાપે દીદી ત્યારે આવીને તો એક મુફલીસ માણસ આખા બ્રહ્માંડમાં વ્યાપી જાય એમ પરાત્મક પુરુષોત્તમ નારાયણ પોતાના અક્ષરધામના તખતમાં સાકાર બેઠો છે અને ત્યાંથી પોતાની યોગ શક્તિથી યોગ શક્તિથી શબ્દ વાપરો છે શ્રીજી મારા આકાશની જેમ વ્યાપક નથી જેમ આ સિદ્ધ પુરુષ બેઠો હોય આમથી હજારો ગાલથી જેમ વસ્તુને ઉઠાવે એવી રીતે ભગવાન મૂર્તિમાન થકા વ્યાપક તો અક્ષરધામ સાકાર પ્રભુ બેઠો છે ને પોતાની યોગ શક્તિથી અનંત કોટી બ્રહ્માંડોમાં વ્યાપક છે એમપી થ્રી તો જોવો છો ને હવે એમાં કેટલાય ફોટો તમારા લગ્ન નો આલ્બમ એક જ સીડીમાં આવી ગયું હોય આખો લગ્ન નો કેટલો ત્રણ ચાર ધમાકો એ બધું એટલામાં આવી ગયું હોય હા એટલે ચીપ્સ તો હા એટલી ગીંગોળા જેટલી હોય એમાં કેટલા હજાર બારસો પંદરસો ફોટ આખા લગ્નનું બધા બોલતો ની માર છે આ લગ્ન થાય છે તો કે લગ્ન થયા વગર છૂટાછેડા થાય છૂટાછેડા આયોજન કરવાનું હોય તો પેલા લગ્ન કરવા પડે એટલે આ એનો વિધિ ચાલે છે અને પછી આ બે છૂટા પડશે વાત કઈ ખોટી આને તત્વજ્ઞાન કેવાય આવું જો ઉપાડે તો તમે લોચક પીડી હોય ને સાસરા તમારે કબૂલ કરવું પડે આવું કઈ છે ના પાડવી પડે તમારે હા હા હા કઈ નથી હકીકત કઈ નથી બસ આ તત્વજ્ઞાન છે ભાઈ ચીપ્સ કઈ લાવો કોમ્પ્યુટર ની કેમેરાની કોમ્પ્યુટર નાખો દેખાય જગમગ થાય મારા ભાઈ ને ફરશો મોટર માં બેસી ફરશો મારા બેની રાજકોટમાં લીલા લહેર છે બેની રાજકોટમાં કાળો કેરશે ક્યાંથી લાવવા રે તમે ક્યાંથી લાવવા રેનડી ગાય વરરાજા માંડવ બેઠો હોય ને ત્યારે કન્યા પક્ષ વાળી ગાય હવે આમાં જ તમને મજા હશે લ્યો આ બધું મારે મિક્સ કરવું પડે આ તમારે હલવા નહીં ત્યારે આમાં અડધા તો ઊંઘતા થાય ને એવા બગાહા ખાતા સુરસા જ મોઢું પડું કરતા મને તો હમણાં મને ગળી જાય એટલે પછી મેં આ થોડું લપકું બોલો એટલે ડીવીડી હોય વીસીડી હોય એ કોમ્પ્યુટર ઉપર ટપકું દેખાય છે પણ જેવું ક્લિક કરો ફોટો આવી જાય છે ભાઈ અને ઓલો રીડર્સ હોય છે ન્યૂઝ રીડર્સ એ આમ વેવરૂપે બધે વ્યાપ્ત હોય છે પણ કરોડો ટીવી મૂકી દો સાકાર થાય છે કે નહીં બધામાં કઈ એવું થોડુંક એવું દેખાય બધે પર્યાપ્ત દેખાય ને અખંડ એ ભાઈ આ ટેકનોલોજી થી આટલું છે તો એ શ્રીજી મહારાજ એમ કે છે કે સર્વત્ર જે વ્યાપક અક્ષર બ્રહ્મચિદા જે ત્રેજ છે ભગવાન નું ये निराकार देखायकार क्रिया, क्रिया करे हमें वरघोड़ों फेरव एवं तो है दर्वत्र व्यापक निराकार जड़ी श्रीजी महाराज कहे मूर्ति मन पेठे क्रिया करे कार्याणी नौथु प्रथम न पिस्तालीम એટલે એ સર્વત્ર વ્યાપક એવું નિરાકાર બ્રહ્મમય તેજ છે એને પણ સાકાર જ જાણવું એવું શ્રીજી મહારાજે કહ્યું નિયમન કેવું તમે જો એક ની અંદર બેઠો છે હવે એ નિર્ગુણ હોય ને કઈ ન હોય તો ભાઈ કર્મ હિસાબ કેમ આવે એને એક ગુણ ની અકલ જ ન હોય તો મારા તમારા કરવાના હિસાબ કેમ કરે તમે કયો સીધી સાધી વાત કરો જે હાઉ ભણો જ નથી તો હું કેલ્ક્યુલેશન કરી દઈએ જેને કોઈ ગુણ જ નથી બાબા કરે છે એ હું તમને કઈ કહી દેવાનો છું તો આ એવો હશે કેટલો હિસાબ કિતાબ તમે જો તો ઘણા એવો પ્રશ્ન થાય છે કે ભાઈ આવો હિસાબ કિતાબ ભગવાન રાખી કેમ હકે આલમમાં જુઓ તો ખરો આનંદ બ્રહ્માનો આનંદ જીવો કીળો મોકળો બધાનો હિસાબ રાખે અરે ભાઈ આ મોબાઈલ સર્વિસ જોવો ને કરોડો મોબાઈલ વાળા છે પણ બધાને જો મહિને મહિને બિલ આવે તો આને તમે રિસિપ્ટ માગો આખું બિલનું પેલું તો એમાં કઈ મિનિટે કઈ તારીખે કોની સાથે કેટલી મિનિટ કેટલા સેકન્ડ એનું કેલ્ક્યુલેશન એના ભાવનું થાય આટલા કલાક પછી આટલો ભાવ ને આટલા કલાક પછી આનો ભાવ આ એસટી પેલું રાજયન ઇન્ટર રાજયન ભલાનું રાજન આ ખૂબ ભૂલ વગર બિલ આપે છે હવે એક ટેકનોલોજી સેટેલાઇટ જો આ કરી દેતું હોય તો એ અક્કલનો દેનારો તો ભગવાન છે એની સેટેલાઇટમાં એના બિલ ફગે એક તમે કોઈ ને હા કેમ જોયું એનું બિલ આપે હમ હા જોવા ધ્યાન રાખો નવરાત્રી હલો કરી દે તો એક મિનિટ ચાર્જ ચડી જાય એમ તમે આમ જોઈ મૂકી દો પણ ચાર્જ ચડી જ જાય અને બિલ આવે જ છે ભાઈ એ પેમેન્ટ છે ને ગમે ત્યારે આવે ધી લાકડી પડે ને સ્વય પ્રકાશ આનંદ સ્વામી ને આવ્યો જો હું આ વચરામાં બધા પ્રશ્નો નામથી આમ મિક્સ કરું છું એટલે સ્વયં પ્રકાશ આનંદ સ્વામી કે મહારાજ ભગવાનમાં જ્ઞાનશક્તિ ક્રિયાશક્તિ ને ઈચ્છાશક્તિ કેમ રહી છે હવે બધું અળવું જ છો હવે તમે તમારા લેરથી સાંભળજો જ્ઞાન શક્તિ ની ઈચ્છાશક્તિ ને ક્રિયાશક્તિ કેમ રહી છે કઈ રીતે રહી છે કારણ કે કોઈ પણ કામ કરવું હોય તો આ ત્રણેય જોઈએ જ્ઞાન જોઈએ ક્રિયા જોઈએ ઈચ્છા જોઈએ અમે સ્પેશિયલ યાત્રામાં ટ્રેન સ્પેશિયલ શાસ્ત્રીજી મહારાજ ગુરુદેવ હતા ત્યારે નીકળેલી અને આપણે ભંડારી સામી રાજકોટના હતા એ ભંડારનું બધું સંભાળતા સાથે બધા ખૂમણ મહારાજ વડીલ નહીં બધા રસોઈયા બધીને ના હરિદ્વાર એ ટ્રેન યાત્રા પહોંચી આજે અહીંયા મોહન બનાવ્યો પણ હવે એ વેધર પ્રમાણે ચાસણીનું જ્ઞાન હોવું જોઈએ એ વાતાવરણ બદલી ગયું એટલે એ પ્રમાણે તમે ચાસણી લેતા આવતી હોય તો જ મોહન હરખો બને એ ભાઈ ખુમણ મહારાજ પાસે એવા અહંકારિક મન બધું આવડે હવે જ્ઞાન વગર કઈ થાય છે વેધરનું જ્ઞાન ઝીણે ઝીણું હોવું જોઈએ અરે એટલું નહીં આ તો મેં કર્યું છે કયા વાસણમાં તમે ચાસણી બનાવો છો વાસણની પણ ખાંડ ઉપર અસર થાય પિત્તળમાં તમે કરો દબદ ચાસણી મળે ઢીલી પડવા અને લોખંડની કઢાઈમાં બનાવો તો એવી ટાઈટ રીએ એ વાસણ ફરી જાય એમાં ચાસણી મળે ઢીલી પહોંચી પડવા એ જ્ઞાન હોવું જોઈએ નહીં બધું વગડે અને ઓલે બધા ડંકે મોહન થાળ પીરસવો પડે અને એવો ચોટી જાય થાળી આમાં થાય લુમો ઝુમો ઊંચી નીચે થાય એ કે થાળીમાં ચોંટી જાય બાજુ નીકળે લે એ મહારાજા ભાઈ મોહન થાળ બનાવ્યો પણ એવો પણ લાકડા બ્રાન્ડ કોઈ ગગો ખાય તો જોવે બહુ જોર કરવા જાય તો આમ લાગે કે હૈલું પછી ખબર પડે ભાઈ દાંત થઈલ્યા એવો પણ ખરેખર લાકડું પોચું હોય તમે લાકડાના દાંત મારો તમે દાંત બે આમાંથી એ બેસે નહીં હવે આ આ કેટલા કિલોનો બનાવ્યો નાખવો ક્યાં એક માણસોની યાત્રા ટ્રેન અને એ પાછો નાસ્તા આગળ પાછળ માટેનો વધારે બનાવ્યો ને એમાં પાછા બધા મસાલા નાખ્યા હોય એ ચારોળી નાખી હોય ને એમાં એલચી નાખી હોય એ બધા મસાલા નાખીને બનાવ્યા હોય નાખી દેવાય એ ભંડારી સાહેબ કે આ નખાય નહીં એટલે એણે હું કર્યું ખૂમણ હતો પાછો છ ઊંચો એટલે પછી એને વળગાડે કારણ કે હા ભાઈ એવો થયેલ ગયેલો કે તમે એને સીધો દાળમાં નાખો ને તો ઓગળે જ નહી દાળ ઓગળી જાય પણ એ ઓગળે નહી કદાચ ઓગળે તો ખૂણા બુણા ભાંગે પણ ઓયલું ગળગો બોલ જેવડું રખીડે જ રાખે એટલે પછી આઈડિયા મારે ભંડારી સામે ખૂમણ મારા કે આને લઈને ધોકેલી ભાંગો પછી કોથળામાં ભરી ને વળગે અને એવા ભાંગે હુસિંગ હુસિંગ આજુબાજુ ને એમ થાય કે આ હું ધમાકા ટ્રેન હાલે છે ત્યાં આવ્યા છું પણ એ ખૂમણો અડફે ને અડધા પડતા ભાંગીને ભૂકો કરી નાખે ને પછી દાળ હોય ને દાળમાં થોડો થોડો કથરો દાળે જાજી હોય ને ભાઈ એમાં નાખે પછી બધા એલચી ચારો એ કેવી હોય દાળમાં પીડી હોય એલચી દાળે કોઈ એલચી વાળી હોય અને ઈ આ મસાલા ખાંડ સાથેનો મિક્સ થઈ ગયેલો એવો સરસ એમાં નાખ્યું હોય એ ભાઈ તમામ પત્ર બધું જાણે મસાલા નાખ્યા હોય અને એવી સરસ જગર થાય ભાઈ હવે હું તમને બઉ સિરિયસ પ્રશ્ન કરું છું તમે સૃષ્ટિ માં બધે નજર કરો આ જે કઈ આયોજન સૃષ્ટિમાં દેખાય છોલ ફૂલ છોડ વનસ્પતિ મગફળીનો દોડવો તમે જુઓ બુર્વક છે આંગળીઓ મુઠ્ઠી પડી જાય આ બધું સીધું હોય તો વળદ કેમ હવે એ મિજાગરા બનાવતા વાર કેટલી લાગી છે તમે જુઓ આમ કેવું થાય હે આખી તમે જોવો આવું થાય કેવા મિજાગરામ કરે આમ જાય કેવું થાય મિજાગરો જરાય પડે દેખાતું ઢીલું પડે પણ આંખ ઢીલી પડે ઈ બુદ્ધિપૂર્વક અને બે આંખ છતાં એક જ દ્રશ્ય દેખાય નહીતર એક આ બાજુ જોઈ ને બાજુ એવું થાય અરે ફાંગી આંખી હોય ને એને એક જ દેખાય હા એને દેખાય તો એક જ આપણને એમ લાગે કે આપણને જોવે છે ભલે પણ એ જોવે તો એક જ જોવે ખરું કે ખોટું એ કરામ જ જોવું ત્રાહુ છે તો પાછું એક જ દેખાય એ બુદ્ધિ વગેરે કામ છે અરે આ તમે જો આંખ ગોઠવી આ પાછું નેજવું મૂક્યું આ છાજલી મૂકી જલ્દી કચરો આવે તો ચોટી જાય હા એની બરોબર આમ લાઈન નાખીને આ નાક બનાવ્યું આ બે કાન બનાવ્યું ભગવાન ખબર ચશ્મા આવશે બોલો ચશ્મા રહી આ દાંડલી રહી આ ખીલા થોડા મરાય આવું બરોબર ગોઠવું ભાવ બરાબર અને બાજુ મોઢું મૂક્યું કેવી ડિઝાઇન આપણે એકદમ ઉતાવળું હોય જમીન જવાનું હોય ટ્રેન ને આમ આવવાનું હોય અને આમ જેવી થાળી ની નાખી આમ ઉપાડે આંખ જોઈ લે કચરોમાં કેડી મોકડી નથી નજીક લાવો નાક મૂકી લે દુર્ગંધ નથી બરાબર છે તરત મોઢામાં મૂક્યો જાય હવે અહીંયા નાક હોત અહીંયા આંખી હોત કોળીઓ આઈ લ્યો અહીં દેખાડવા જાઓ અહીં હુંગાડવા જાઓ ટ્રેન વહી જાય આ લાઈનમાં મુક્યો આમ ધડે ત્રણ ત્રણ કામ થાય અને ઉપેર નાક હોય તમને દરેક મિલ જોયા હો દરેક મિલના ભૂંગળા ઉપેર હોય હવે આ ભૂંગળો રાખ્યો હોય વરસાદ પડે તો આ ભૂંગળો જો ધુમાડી ઊંધું રાખ્યું પાણી નીકળે ખરું શરદી થાય તો પણ જાય નહી અંદર આકલ વગર જ અને પાછું જોવો એમાં વાળ ઉગાડ્યા તેના પટિયા પાડવા છે વાળ ઉગાડ્યા આખા ગણ કચરો રજકણ આવે બધું ચોંટી જાય બોલો વાળમાં અકલ વગેરે બુદ્ધિપૂર્વક છે એમ તમે આ સૂર્ય જો એની ગ્રહ માળા પૃથ્વી જોવો ત્રેવીસ અંશ પણ નહીં સાડી ત્રેવીસ અંશ એક્ઝેક્ટ એને માપ કેમ લીધું છે અને પૃથ્વી આમ પણ ફરે અને આમ પણ ફરે અને યુગોથી ફરે દોરો ફેર નહીં અને એના આધારે ચોમાસું શિયાળો ઉનાળો થાય નહીં ઉનાળો ઉનાળો રહીએ અને શિયાળો શિયાળો રહીએ એ ધરી ઉપર જે આમ ગોઠવી છે ને એનાથી સિઝન બદલે છે અને જે ફરે છે ને આમ એનાથી દિવસ અને રાહત થાય છે અને પાછી આમ ફરે છે ને એનાથી વરસ થાય છે અક્કલ વગેરે છીએ હે આ દિવસે બધા વૃક્ષો કાર્બન ડાયોક્સાઇડ છે એ છોડે અને રાત્રે કાર્બન દિવસે ઓક્સિજન છોડે અને રાત્રે કાર્બન ડાયોક્સાઇડ છોડે કારણ કે દિવસે બધાને ઓક્સિજનની જરૂર છે ઓક્સિજનનું બેલેન્સ જુઓ તમે હવે એ તો વૃક્ષોએ પોતે વિચારીને આયોજન નથી કર્યું ને કે આ માણસોને જીવોને પક્ષીઓને રાત્રે ઓક્સિજન ઓછો જોઈએ દિવસે વધારે જોઈએ એટલે આપણે આવું ગોઠવું જ ન કર્યું હોય ને આયોજન જુઓ એટલે દિવસે એવી ઓક્સિજનની ફેક્ટરીઓ વનસ્પતિ બનાવી કે કાર્બન ડાયોક્સાઇડ ખાઈ જાય એમાંથી એનું પોષણ થાય ઝેરમાંથી પોષણ થાય અમૃત જેવા ઝાડમાં ફળ આવે અને ઓક્સિજનની શુદ્ધિ થાય રાત્રે બધા માણસો સુઈ જાય ઓક્સિજન જરૂર ઓછી પડે અને ત્યારે એ લોકો ઓક્સિજનને લઈ લે અને ડાયોક્સાઇડને છોડે આ વ્યવસ્થા તમે જુઓ એક એક કઈ કઈને કહેવાનું શું છે જ્ઞાન વગર આ બ્રહ્માંડ થાય નહીં હવે મજાનો પ્રશ્ન બુદ્ધિ હોય સૃષ્ટિમાં તો એ બુદ્ધિ કોક એનો ધારકતો હોવો જોઈએ ને બુદ્ધિ છે તો કોઈક ધારકતો હોય છે ને અધરપધર બુદ્ધિ ક્યારે ધારક તો હશે ને અને ધારક જો હોય તો સાકાર હોય કે નિરાકાર હોય એટલા માટે જ્ઞાન શક્તિ ધરાવ ભગવાન મૂર્તિમાન સાકાર છે એ બાજુ જ્ઞાન ક્રિયાશક્તિ ન હોય તો કઈ થાય તમને રસોઈનું બધું જ્ઞાન છે પણ ચિક્કન ગુનિયા જુ છે તમે હું રસોઈ કરો ક્રિયાશક્તિ નથી તાકાત નથી જ્ઞાન શક્તિ હોય ક્રિયાશક્તિ હોય કરી શકતો હોય પણ ઈચ્છાશક્તિ ન હોય કેમ ભૂઈ ગયા આળસ થઈ એટલે રસોઈ ન બનાવી બધું ઈચ્છા જ નહોતી સર્જન નિયમન ભગવાન આ શક્તિઓથી કરે છે પણ એ બ્રહ્માંડ નું આપણને જલ્દી ના સમજાય એટલે શ્રીજી મહારાજે બહુ સરસ આ પ્રથમ ના ની અંદર આપણા લેવલથી સમજાવ્યું મજાની વાત કેવી રીતે નિયમન કરે છે આપણે સુઈ જઈએ છીએ ઊંઘી જઈએ છીએ ઊંઘી ગયા પછી આપણને કઈ ખબર પડે છે હું બાળક છું યુવાન છું વૃદ્ધ છું સાધુ છું ગરીબ છું દુઃખી છું તવંગર છું સ્ત્રી છું પુરુષ છું દેશમાં છું વિદેશમાં છું ખેતરમાં છું ઘરમાં છું પરણેલો છું વાંધો છું કઈ ખબર પડે કશું નહીં જો જ્ઞાન વધી ગયું હવે પોતે ભગવાન પરમાત્મા પોતાની જ્ઞાન શક્તિથી જીવને જગાડી અને જ્ઞાન શક્તિ આપે છે ભગવાન જ્ઞાન શક્તિથી જીવને જગાડીને જ્ઞાન આપે છે ત્યારે એને જ્ઞાન થાય છે તો એ ઘણા જો કાચી ઊંઘમાં ઉઠાડ્યા હોય ને તો બે ત્રણ મિનિટો સુધી ખબર નથી પડતી કે હું ક્યાં છું આમાં જોયા રાખે બાગાજ હ પાવર ઓછો છે એટલે નબળો એટલે ભગવાને જ્ઞાન શક્તિ ચાલુ કરી દીધી પણ આને પકડાતું નથી ઈ જ્ઞાન આપે તો થાય નહી હા ખાલી લઈ જાય ડબલું એક જણો ડોક્ટર પાસે ગયો ડૉક્ટર સાહેબ તો મને હારું હારું 5 સેકન્ડ થાય ને આમ ચાર પાંચ સેકન્ડ ત્યાં હું કઈ યાદ જ નથી આવું તમને કેટલા વખત થાય છે તો ખુ આ તમે એમના કેતા દરજ ક્યુ કેતો ભગવાન જ્ઞાન આપે ત્યારે થાય ને ભગવાન જગાડે તો જગાય પણ તો એ હળંગડાયા હોય ને એ કે એલાર્મ મૂકીને જાગી જાય એક જણો ડૉક્ટર પાસે ગયો ડોક્ટરની પાસે જઈને નિમાયોને બેસી ગયો ડૉક્ટર કે કેમ ઉદાસ થઈ ગયા તો કે સાહેબ હવે એક તકલીફ એવી છે ને આમ તમને સામાન્ય લાગશે હવે બોલો ને એમાં ડૉક્ટર પાસે શર્મા શું હોય તો કે સાહેબ એવું છે ને સવારે એક વાગે મને છે ને જોરદાર પેશાબ લાગે ડૉક્ટર કેવારે ઘડિયાને ટાઈમ ટુ ટાઈમ લાગે હેલ્થ બોડી કેવાય સાહેબ એવું નથી પણ મારી ઊંઘ હાથ ને પાંચ મિનિટે ઉઠે છે મીન્સ બધું પથારીમાં થઈ જાય છે ડોક્ટર કે એ પ્રોબ્લેમ કેવાય એ કે સાહેબ એલારામ મૂકું બધું મૂકું પણ ઉઠાતું જ નથી જો ઉઠાય છે એટલે ઉઠાતું હોય તો જે પથારી રહેતા મુતરાવ્યા છે એટલે હવે મૂતરી ના ના એટલે જો ઘણા શું કેતા હોય છે આ બધા હું વચના આધારે જ કહું છું વળી કેતા લૌકિક લેતો આવું છું લૌકિક નથી બધી અલૌકિક વાતો છે હા ગણાય છું કે મારે એવું છે ને હું સંકલ્પ કરું ચાર વાગે ઉઠું ઉઠી જાઉં ઘણા એવા મળે મારા ઘડિયાળને કોઈ જિંદગીની જરૂર ન પડે હું સંકલ્પ કરું પાંચ વાગે ઉઠું પાંચ વાગે ઉઠી જ જાઉં આમાં ભગવાન ક્યાં આવ્યો ભાઈ ભગવાન છે ને આપણને જેટલી જાગ્રત અવસ્થા સુસુપ્પ્તિ અવસ્થા સ્વપ્ન અવસ્થા આપણા કીધું ને કે પેસા લાગ્યો તો નથી ઉઠાતું એ ઘણા કર્મોના હિસાબથી બધું થાય છે એમ આપણને જગાય છે સુવાય છે ઉઠાય છે સ્વપ્ન આવે છે એ બધું આપણા કર્મોના ફળ પ્રમાણે આવે છે દિવસે આપણે જે કાંઈ એવા કર્મો કર્યા હોય ને એ રાત્રે સ્વપ્નમાં આવે છે ને એના ફળ રૂપે સૃષ્ટિ ભગવાન એને સર્જી આપે છે મધ્યનું એકવીસમું ભગવાન એને સર્જીને આપે છે બાકી આપણા હાથમાં છે સારું સ્વપ્ન લઈ આવવું ભાઈ બોલો નહીં તર તો બધાને ઓહો ક્યાંય ક્યાંય ફરવું છે રખડવું છે પણ એમ સ્વપ્નમાં ક્યાં આવે પણ કર્મ કરે એનું ટોટલ ભગવાન મારે અને એનું ફળ આપે એટલે સંકલ્પ કરીએ તો ઉઠાય બરાબર છે પણ કર્મ કર્યું ને સંકલ્પ કરવાનું હવે જેવો જોરદાર સંકલ્પ કર્મ કરો તો ભગવાન ઉઠાડે બાકી ના ઉઠાડે નહીં ઘણા ક્યાંક ગોળી લઈને હું એક છે હા તો ઘણા ગોળી લેવા છતાંય નથી ઊંઘાતું કારણ કે ભગવાન એના આ જન્મના આગલા જન્મના આગલી આયુષ્યના આગલા દિવસના સવારના બધા કર્મોનો હિસાબ મારીને ટોટલ મારીને ભગવાન કહે છે આને ઊંઘ દેવાય ને આને ન દેવાય આને જગાડાય ન જગાડાય અને આવા સ્વપ્ન દેવાય અને સ્વપ્ન આવા ન દેવાય એ હિસાબ જો નિયમન અંદર બેઠો બેઠો આટલું ફળ રાખે છે ધ્યાન એટલે એ રીતે ભગવાન કર્મ પ્રમાણે ફળરૂપી સ્વપ્ન ફળરૂપી જાગ્રત અવસ્થા ફળરૂપી સુસુપ્ત અવસ્થા આપે છે એટલી જ ઊંઘ આવે છે બાકી વધારે ઊંઘા આપણી મેળે ઊંઘાતું નથી આપણી મેળે ઊંઘમાંથી જગાતું નથી જેને ઊંઘનો પ્રોબ્લેમ હોય ને એને મળજો કેવી તકલીફ હોય છે મેળે જવાતું હોય તો ઓશિકો પાથરી હોય ન જાય हुआ ये कर्म फल प्रमाण अपने ऊँध आपे स्वप्न आपे जगा कर्म करव संकल्प करो कर्म दवा लियो कर्म है टोटल मारे पे भगवान जगाड़े ज्ञान शक्ति आपे ज्ञान शक्ति एटा जगाड़े आइंस्टाइन नहीं कर देता सौना कॉम्प्यूटर ने इलेक्ट्रिक अपने आप कॉम्प्यूटर जो डेटा नाखियो होटल कार्यरत थे એમ આપણે જેટલું મહેનત કરીને સ્વતંત્ર છે જેટલો પુરુષાર્થ કરીને જેટલું જ્ઞાન મેળવ્યું એ જ્ઞાન ડિસ્કમાં પડ્યું છે એને ભગવાન ઇલેક્ટ્રિક પોતાની જ્ઞાનશક્તિનો કરંટ આપીને સ્વિચ ઓન કરી દે છે આપણો ડેટા જ ક્લિક થાય છે બાકી એપમાંથી મૂરખ મૂરખમાંથી જ્ઞાન ભગવાન કરતો નથી એટલે આપણે કર્મ કરવા સ્વતંત્ર છે એટલે ભગવાન એ રીતે આપણી ઈચ્છાશક્તિનું યુનિટ ચાલુ કરી આપે છે એ જ રીતે આપણી ક્રિયા કરવાનું યુનિટ ભગવાન ચાલુ કરી આપે છે બાકી એ નહી પ્રશ્ન તરત એમ થાય કે જો ભગવાન જ ઈચ્છાશક્તિ પ્રેરતા હોય ઈચ્છાશક્તિ એટલે જાગે જ્ઞાન આપે ઈચ્છાશક્તિ પ્રેરે એટલે વિવિધ ઈચ્છાઓ થાય શું થાય આજે મુંબઈ જવું છે રાજકોટ જવું છે ઓફિસ જવું ઓફિસે નથી જવું આ તે બધી ઈચ્છાઓ સ્ફૂરવા માંડે ક્રિયાશક્તિ એટલે બળવાન કાર્યરત માણસ થઈ જાય તો ઘણાને એમ થાય કે ભગવાન જ્ઞાને ભગવાન આપે ભગવાન ઈચ્છાઓ ભગવાન આપે અને ક્રિયા ભગવાન કરાવે તો પાપુણ આપણને શું કામ એટલે સમજવાનું છે કે ભગવાન આપણા યુનિટને ચાલું કરી દે છે કરવાનું કામ આપણે છે ગાડી આ દેહરૂપી આપી પેટ્રોલ ભરી આપ્યું ચાવી આપી દીધી હવે તમારી એ ગાડીને ક્લબમાં લઈ જાવી છે કે મંદિરે લઈ જાવી છે એ સ્વતંત્રતા આપણાવી વીજળીવાળાએ અમદાવાદ ઇલેક્ટ્રિસિટીવાળાએ એ આપણા ઘર સુધી આપણા મીટર સુધી આપણા મેઇન સ્વિચ સુધી લાઇટનો છેડો આપી દીધો હવે એમાંથી તમારે ટ્યુબલાઇટ ચલાવો એસી ચલાવો પંખા ચલાવો મિક્સર ચલાવો વલણા ચલાવો જે ચલાવવો એસી ચલાવ જેવા આવશે અને પંખા ધોમ ગરમી બંધ કરીને બેસો નહીં આવે તમારે કેવું બિલ લાવવું છે એના આધાર ઉપર છે પણ આપણા યુનિટ ચાલવા માટે ઉર્જા શક્તિ પેટ્રોલ શક્તિ ભગવાન પોતે પૂરી કરી આપે એટલી ભગવાનની જ્ઞાનશક્તિ ક્રિયાશક્તિ ઈચ્છાશક્તિ પ્રેરિત કરે છે આ રીતે આપણને એ શક્તિ આપે છે ને પાછો સાક્ષી થઈને બધી નોટ્સ કરે છે કર્મ કરવાનો આપણો અધિકાર ફળ આપવાનો અધિકાર એનો પેપર લખવાનું આપણું કામ માર્ક્સ મૂકવાનું કામ સાહેબનું બેટ થી રમવાનું આપણું કામ આઉટ કરો રાખો અમ્પાયરનું કામ રેફરી થઈને બેઠો છે એ કેક આઉટ બોયું જવાનું ઘણાની વિકેટ પડી જાય છે જોતા ગાતા ભગવાન આંગળી ઊંચી કરે ભગવાન અમ્પાયર છે હવે આ રીતે જ્ઞાન શક્તિ ક્રિયાશક્તિ ભગવાન પ્રવર્તાવે છે અને નિયમન કરે છે સમજવાનું એ છે એવી જ રીતે બ્રહ્માંડમાં છે આ હવે જોજો મજાની વાત હો બ્રહ્માંડને અને આ પિંડને એકતા છે બ્રહ્માંડ અને પિંડને એકતા છે એકદમ એકતા છે આપણે જેમ જાગ્રત સ્વપ્ન સુસુપ્પ્તિ છે એ વિરાટ બ્રહ્માંડને ઉત્પત્તિ સ્થિતિને પ્રલય અવસ્થા છે સુસુપ્તિ પ્રલય અવસ્થા છે ને જાગ્રત અવસ્થા છે સ્થિતિ અવસ્થા છે સુસુપ્પ્તિ અવસ્થા છે એની ઉત્પત્તિ સ્થિતિની પ્રલય અવસ્થા છે એની સાથે એકતાનો સંબંધ છે એટલે આપણે જેમ ભગવાન જ્ઞાન શક્તિની ક્રિયાશક્તિ આપીને કાર્યાન્વિત કરે છે એવી રીતે આ બ્રહ્માંડના સર્જનમાં રોકાયેલા જે દેવતાઓ છે એને ભગવાન જ્ઞાન શક્તિની ક્રિયાશક્તિનું યુનિટ ચાલુ કરી આપે છે અને આ બ્રહ્માંડની વિરાટ સૃષ્ટિનું કાર્ય થાય છે અને એ શક્તિ દ્વારા ભગવાન બેઠો બેઠો પાછું બધા જ જીવનું જળ ચેતનનું નિયમન કરે છે આવી રીતે ભગવાન નિયમન કરે છે સાક્ષાત મૂર્તિમાન બેઠા બેઠા હવે એકતાની વાત આવીને એટલે પરમાનંદ સ્વામીએ પ્રશ્ન કર્યો હે મહારાજ આ સુષુમણા નાડી પિંડમાં કેમ રહી છે અને બ્રહ્માંડમાં કઈ રીતે રહી છે સુષુમણા નાડી પિંડમાં કેમ રહી છે પિંડ એટલે શરીર સમજવાનું એમાં કઈ રીતે રહી છે અને બ્રહ્માંડમાં સુષુમણા નાડી કેમ રહી કઈ રીતે રહી છે આ સમજવાનો મજાનો પ્રશ્ન છો લાગે છે નકામો પણ બહુ મહત્વનો પ્રશ્ન मैं कीधु तूम शुरुआत में थोड़ा लगे तमाम कठन पीड़ू कहीं हे भाई हाँ बस शुरुआत में तक थोड़ा नकामू लगे बराबर <laughs> पिंड ने ब्रह्मांड ने एकता है श्रीजी महाराजे प्रथम पांसठ महु के ब्रह्मांड में कारखा विराट ब्रह्मांड में चौदह लोग ना ब्रह्मांड है એટલું કારખાનું એટલે એટલું તંત્ર વ્યવસ્થા તંત્ર આ શરીરમાં છે વિશાળપણે છે આમાં અલ્પપણે છે શરીરમાં આપણા શરીરમાં અલ્પપણે છે બ્રહ્માંડમાં વિશાળ વિરાટ પાયે છે બધું મહત્વ છે જેવો બ્રહ્માંડ આકાર છે એવો જ આપણો આકાર છે શરીરનો અને જેવો આપણો પિંડ આકાર છે એવો જ બ્રહ્માંડ કર ચરણ કે આવો જ આકાર છે બોલો આ માન્યમાં ના આવે છે જે ઓયલું જે છે એનું આ નાનું મોડેલ છે સેમ્પલ છે એકદમ તમને જો હમણાં પૂરું થઈ જશે બહુ મજાની વાત છે જેને વિજ્ઞાનમાં રસ હોય એને યોગમાં રસ હોય એને બહુ મજાની વાત પેલું જે બ્રહ્માંડ દેખાતું નથી ને સાકાર છે કે આ એનું મોડેલ છે બસ આવું જ છે મારી તમારી જેવું જ બ્રહ્માંડ છે જેમ બ્રહ્માંડમાં નદીઓ છે એમ આમાં નાળીઓ છે એમાં લોહી વહે છે જેમ બ્રહ્માંડમાં સમુદ્ર છે તો આ કુક્ષી એટલે આમ તો કેર થાય પણ કિડનીમાં જળ છે દરિયો ખારો છે પેશાબ ખારો છે ધરતીનું ધોવાણ દરિયામાં જાય છે એટલે દરિયો ખારો છે શરીરનું ધોવાણ કિડનીમાં જાય છે પેશાબ ખારો છે મહારાજ કે કુક્ષીની વિશે જળ છે નદીઓ છે તો નાળીઓ છે સમુદ્રો છે તો જળ છે હમ આ ઈડા છે ને આ પીગળા નાળી છે મહારાજ કે ઈડા પીગલામાં સૂર્ય ચંદ્ર છે આ પીગળા નાળી છે એ સૂર્યનાળી છે આમાં સૂર્ય અને ચંદ્ર બંને છે જેમ બ્રહ્માંડમાં સૂર્ય ચંદ્ર છે તો આ ઈડા પીગળામાં પણ સૂર્ય ચંદ્ર બેઠા છે એકતા છે સાંભળો અને જેવી રીતે આ કાન નાક હાથ પગ આજે દસે ઇન્દ્રિયો છે ચાર અંતઃકરણ છે શરીરમાં અને દરેકના જુદા જુદા દેવતા છે અને દેવતા બધા બેઠા છે આમાં ચૌદય દેવતાઓ એવી જ રીતે તે તે દેવતાઓ બ્રહ્માંડમાં દૂર દૂર તેના તેના લોકમાં સાકારપણે બેઠા છે એ માનો કે જીહવા એટલે જીભ એના દેવતા વરુણ તો વરુણદેવ અહીંયા પણ બેઠા છે સૂક્ષ્મ રૂપે અને બ્રહ્માંડમાં વરુણદેવ એના લોકમાં પણ મૂર્તિમાન બેઠા છે એનો દૂર દૂર જે લોક છે હવે સાંભળજો એ લોકની સાથે જીહવા ઇન્દ્રિયનો છેડો જોડાયેલો છે દેખાતું નથી મન તમને એની સાથે કનેક્ટેડ આ બધું ઇન્ટરનેટ છે એ અહીંયા પણ બેઠો છે સૂક્ષ્મરૂપે અને બ્રહ્માંડમાં દૂર દૂરમાં અગ્નિદેવ પણ બેઠો છે એની સાથે વાણીની જે ઇન્દ્રિય છે એનો એક છેડો જોડાયેલો છે વરુણદેવ સાથે જીહવાનો જીભનો છેડો જોડાયેલો છે સૂર્ય ચંદ્ર છે એની સાથે આ ઈડા પીગળાના છેડા જોડાયેલા છે થાય છે શું એટલે જ્યારે જીભ ઉપર કંટ્રોલ કરીએ રચના ઉપર અને એના ઉપર સંયમ સાધી અને સંયમમાં જયારે પૂરી પકવતો આવે એટલે સટાક દઈને આ છેડો વરુણ લોક સુધી ચાલુ થઈ જાય જોડાયેલો જ છે પણ કરંટ ચાલુ થઈ ગયો હવે આ માણસ અહીંયા બેઠો બેઠો વરુણ લોકમાં જે થાય અહીં બેઠો જોવે છેડો ચાલુ થઈ ગયો ને અહીંયા બેઠો બેઠો જોવે હમણાં તમને પ્રૂવ કરી દેવું તમે જુઓ હા હું જોવો છું એવી જ રીતે આ સૂર્યતન્દ્ર છે આખું ઇન્ટરનેટ માળખું છે તમે સમજાય છે ને કેવું અહીંથી જ આવો તમે ઠેઠ ના એસએમએસ આમામામામામામામામામામામામા પ્રિન્ટ થઈ જાય ગજબ છે ને ભાઈ ક્યાં શબ્દો દોડ્યા જાય છે તમે જો આકાશમાં જઈને ફટાફટ ફટાફટ ફટાફટ ફટાફટ કેવા કેવા એસએમએસ આવેલ્યો હમ ત્રીસ દિવસ પહેલા ખોલતા નહીં મેસેજ આવે અને આપણે આગળ બટન દબાવીએ નો રહીએ ક્યાં ને એટલે વળી દબાવીએ સારું વધો આગળ કે વળી પાછું દબાવે હેપી દિવાળી કીધું તો ત્રી પેલા ખોલતા નહીં તો એ ખોલ્યું ને આવા ક્યાં ક્યાં બેઠો બેઠો તમને જોવો કેવું કેવું મોકલે સૂર્યચંદ્ર ત્યાં છે અહિયાં કોઈ પીગળા નાળી ઉપર સાધના કરે અને આ પીગળા નાળી એની પ્રકાશિત થઈ જાય સંયમ સિદ્ધ સાધનાથી અને જેવી પીગળા નાળી સ્વયં પ્રકાશિત થઈ એટલે એક છેડો સીધો જે સૂર્ય લોક સાથે જોડાયેલો છે ત્યાં કનેક્શન ચાલુ થઈ જાય અહીંયા બેઠો બેઠો સૂર્યની જ્યાં જ્યાં દ્રષ્ટિ પહોંચે ત્યાં ત્યાં બધું અહીંયા બેઠો બેઠો જોવે એવી રીતે ચંદ્રસાદ એવી જ રીતે હવે સુસુમણા આ જે હૃદય છે ત્યાંથી લઈને આ જે માથાનો ઉપલો ભાગ છે ત્યાં તુંબલીમાં સહસ્રદલ કમલ છે એ બ્રહ્મરંધ્ર કહેવાય છે ત્યાં આપણી શરીરની પિંડની સુષુમણા હૃદયથી લઈને અહીંયા બ્રહ્મરંધ્ર સુધી ફેલાયેલી છે હ અને બ્રહ્માંડની જે સુષુમણા છે એ આ આપણા તાલુ દરેકને હોય દરેકના માથાનો ટોપ ભાગ છે વચ્ચેનો જ્યાં ચોટલી રાખીએ છે ત્યાંથી સુષુમણા લઈને એટલે ચોટલી રાખવામાં આવે છે એ ત્યાંથી લઈને છે આ તાવરણને પાર મૂળ પ્રકૃતિ પુરુષનો લોક છે ત્યાં સુધી એનો છેડો જોડાયેલો છે દરેકને બ્રહ્માંડમાં હવે જ્યારે કોઈ માણસ સાધના કરે ને ચેતનાની ઉર્ધ્વ ઉર્ધ્વ કરે અને બ્રહ્મરંધ્રમાં સહસ્ર દર કમળમાં જયારે એની ચેતના પહોંચી જાય અને સહસ્ર કમળ પ્રકાશિત થઈ જાય એ જ ક્ષણે એનો છેડો લાગેલો છે અહીંયાથી છેક મૂળ પુરુષ સુધી ત્યાં સુધી અને પ્રકાશ થઈ જાય આખું એટલે હવે શું થાય ચૌદય લોકનું જે બ્રહ્માંડ છે એને અહીંયા બેઠો બેઠો જોવે ચૌદ લોકને અહીંયા બેઠો બેઠો જોવે છેડા ચાલુ થઈ ગયા ને અને બ્રહ્માંડ ની ચૌદ લોક ની બહાર જે મૂળ પુરુષનો પ્રકાશિત ચિત્ગન તેજ છે એને પણ બેઠો બેઠો અહિયાં જ નિહાળે અને આનું પ્રૂવ શું છે આ રીતે એટલા માટે આપણા ઋષિઓએ અહીંયા બેઠા બેઠા જ બ્રહ્માંડ નું દર્શન કર્યું છે એની પાસે કોઈ હબલ ટેલિસ્કોપ નહોતા કોઈ દૂરબીનો એવા નહોતા બીજી કોઈ લેબો નહોતી ઋષિ બેઠો હોય અને એ લોકોએ અહીંયા બેઠા બેઠા બ્રહ્માંડનું બધું વર્ણન કર્યું છે ગ્રહમાળાનું સમજો વર્ણન કર્યું છે મંગળનો રંગ આવો છે શનિને આટલું વલય છે ગુરુનો ગ્રહ આવડો છે એની આવડી ગતિ છે એ સાતેય ગ્રહો એના પ્રમાણે સાત નામ આપ્યા અને એ સાત દિવસનું અઠવાડિયું બનાવ્યું એને પાછું ફરતું ત્રણસો દિવસનો વર્ષ બનાવ્યો કઈ દિવસે કયા તારીખે કેટલા વાગે ગ્રહણ થશે સો વર્ષ પેલા દાદાનો અંશ નો તે પેલા આપણા ઋષિઓએ બધા ગ્રહણો કીધા છે અહીંયા બેઠા બેઠા જોયા વગર આ ખબર પડે કારણ કે ન્યાય કઈ જોવાતું છે નહી ભાઈ આ સાબિતી છે ને અહીંયા બેઠા બેઠા જે બ્રહ્માંડ જોયું છે અને વધારે મહત્ત્વની વાત એ છે કે આટલું વિજ્ઞાન આગળ વધ્યા પછી પણ એણે જે ગ્રહનો જેવો રંગ કહ્યો છે એમાં એક તલના દાણા જેટલું વિજ્ઞાન ખોટું પાડી નથી શક્યું આ ઋષિનું વિજ્ઞાન છે અહીંયા વેઠો વેઠો બ્રહ્માંડમાં જોઈએ બોલો અને હમણાંની તમે સાબિતી જુઓ ને આપણે ગયા વખતે પ્લૂટોને યાદ કર્યો હતો ઋષિઓએ વર્ષો યુગો પહેલાં કીધું છે પ્લૂટો ગ્રહ છે જ નહીં એને ગ્રહ કહેવાય જ નહીં આજે આ લોકો વર્ષો સુધી રાખ્યો વિજ્ઞાનીઓ આજના એની પાસે સાધનો છે તોય અને હમણાં મહિના પહેલા બધા વૈજ્ઞાનીઓ લગભગ અઢીસો વૈજ્ઞાનિકો ભેળા થયા અને નક્કી કર્યું કે પ્લૂટોને ગ્રહ ન કહેવાય કેમ તો કે એ જે રીતે ફરે છે એની આસપાસ એના જેવડા જેવડા ગ્રહ કેટલાય ફરે છે અને જે ફરે છે ઓર્બિટ ઉપર તો બીજા એના જેવડા અવકાશી ગ્રહો એની વચમાં થઈ થઈને ફરે છે માટે એને ગ્રહ તો કોઈ સંજોગોમાં ન કહેવાય એ તો અમારો ઋષિક બેઠો હતો અને તમે તોતેર વર સુધીને હલાવ્યું તુત અને બધા ઉલ્લું બનાવ્યા ઋષિનું ખોટું પીડ્યું વિજ્ઞાન ખોટું પીડ્યું જો હા બેઠો બેઠો બ્રહ્માંડ જોવે છે આમ દર્શન કરે છે એટલે આ પિંડ અને પેલા વિરાટ બ્રહ્માંડ એકતા છે બીજી ક્યાંય જોવા જવું જતું નથી બસ અહીંયા જોવે ફટાક તેને દેખાય અહીંયા જોવે ખટાક દઈને દેખાય એ આપણે સિદ્ધ સંતો જોઈએ આંખ મીચી નામ કરીને કહી દે ગયા જન્મમાં શું હતું તારું હવે શું છે થઈ ગયા છે ને સંતો ઘણા સંપ્રદાયોમાં થયા છે બધા યોગ્ય થયા છે બ્રહ્માંડ અહીંયા જોવે છે આખું ઇન્ટરનેટ આખું આપણે ચાલતું ચાલતું બ્રહ્માંડ છીએ આપણને ખબર નથી પણ હવે એનો સારનો સારો સાંભળવો છે ને અર્ધો કલાક છે બહુ મજાની વાત છે આ જાણી જાણી એક તો આ ઋષિના વિજ્ઞાન સલામ આપણા હિન્દુ શાસ્ત્રોને કોઈ ગાળો દેતા નહીં ઓર્થોડોક્સે કહેતા નહીં તમને સમજતા નથી આવડતું એટલે તમે ઓર્થોડોક્સ છો બાકી એ શાસ્ત્રો ગહન છે એ યોગશાસ્ત્ર હોય જ્યોતિષશાસ્ત્ર હોય હા પછી એને અર્થ કરીને લૂંટવાની હાટડીઓ માની બેઠા હોય એ જ્યોતિષીઓ ખોટા છે શાસ્ત્ર ખોટું નથી પછી તમને જે રીતે એ બનાવે એનો આધાર નથી ને એ તો કથા તો મૂળ જુદી છે ને તમને કથાકાર કાંઈ કહેતો હોય તો કે મૂળ ગ્રંથનો વાંક થોડો છે ભાઈ ટેક્સ્ટ બુકમાં કઈ લખ્યું ને સાહેબ પોતે ઘરની વાતે ચડી જાય મન તરના મને રોટલી ચોપડી નથી દેતા ટેક્સ્ટ બુકમાં ન હોય શાસ્ત્ર ખોટા નથી વિરાસત છે આપણી હવે આ એકતા જે છે ને ભાઈ એની મજાની વાત એ આ બ્રહ્માંડ છે એમાં આઠ આવરણ છે કવર્સ લેય પૃથ્વી એનાથી દસ ગણું જળ હવે મજાની વાત સાંભળજો જીવનમાં સાધના કરવા જેવી પામવા જેવી પૃથ્વી એનાથી દસ ગણું જળ દસ ગણું એનાથી દસ ગણો દસ ગણો અહંકાર એનાથી દસ ગણું મહતત્વ એનાથી દસ ગનંતકૃતિ એવું આઠ આવરણનું આ બ્રહ્માંડ દસ ગણું ગુણતા દાવ ક્યાં પહોંચે અને અનંત ગણી પ્રકૃતિ એની પર ब्रह्म ज्योति है त्या भगवान अक्षरधाम है त्या अक्षराधीज बैठा है आटलू अक्षरधाम छेटू छे। सारंगपुर दसमा बचरा मृत में शिवजी महाराज कीधु बाह्य दृष्टि जो है तो भगवान नाम घणु दूर है પણ આત્મદ્રષ્ટિએ જોઈએ તો અણુ માત્ર છેટું નથી માટે બાહ્ય દ્રષ્ટિવાળાની સમજણ છે એ મિથ્યા છે અને આત્મ સમજણ સત્ય છે જોવો એકતાની વાત આવી એટલે ત્યાં જે બેઠો છે એ અહીંયા બેઠો છે ત્યાં જેમ આઠ આવરણ છે ત્યાં પહોંચવામાં નડે છે એમ અહીંયા પહોંચવામાં આ પિંડમાં આઠ આવરણ છે એ નડે છે પેલામાં મહત્ છે વિશાળ છે અહીંયા સૂક્ષ્મ રૂપે એના એ આઠ આવરણ બેઠા છે એ આઠ આવરણને જો પાર કરે તો હૃદયકાશમાં જળહળાટ થઈ જાય અને ત્યાં એ જ અક્ષરાધીશ પુરુષોત્તમ નારાયણ દિવ્ય સાકાર રૂપે મૂળ સ્વરૂપે હૃદય આકાશમાં દર્શન થાય અને મધ્યના બેતાલીસમાં કહ્યું કે જ્યાં ભગવાનની મૂર્તિ છે ત્યાં જ ભગવાનનો અક્ષરધામ છે અનંત અક્ષર મુક્તો પણ ત્યાં જ છે સર્વસ્વ ત્યાં છે એટલે છતે દેહ એ ભગવાનના ધામમાં જ બેઠો છે અહીંયા થઈ ગયું પૂરું થઈ ગયું હવે એ આવરણ કાપવાના છે આઠ આવરણને એ કાપવાની રીત શું છે પૃથ્વી જળ તેજ વાયુ આકાશ આ પાંચ ભૂત એના પંચ વિષય શબ્દ સ્પર્શ રૂપ રસને ગંધ આ પાંચ ભૂતને પાંચ વિષયો સાથે કાર્યકારણનો સંબંધ છે એટલે પૃથ્વીનું આવરણ ક્યારેક કપાય તો પૃથ્વીને ગંધને સંબંધ છે ગંધ સુગંધ દુર્ગંધ છે એ પૃથ્વી તત્વ પ્રધાન છે એટલે જ્યારે માણસ ગંધની આસક્તિને પાર કરી જાય પૃથ્વીનું આવરણ કપાઈ ગયું પછી જળ એટલે રસાસ્વાદ રસાસ્વાદ અને જળને રસને અને જળને સંબંધ છે રસ એ જળ તત્વપ્રધાન છે રસાશક્તિ તૂટી ગઈ એટલે જળનું આવરણ પાર થઈ ગયું પછી તેજ અને રૂપને સંબંધ છે રૂપની આસક્તિ ટળી ગઈ એટલે તેજનું આવરણ ટળી ગયું પછી આવ્યું વાયુ વાયુને સ્પર્શ વિષયને સંબંધ છે સ્પર્શની આસક્તિ ટળી ગઈ વાયુનું આવરણ ટળી ગયું પછી આવ્યું આકાશ આકાશને શબ્દને સંબંધ છે શબ્દની અસર અને આસક્તિ એ નીકળી ગઈ આકાશનું આવરણ ટળી ગયું પછી આવ્યો અહંકાર એટલે અહંવૃત્તિ એ ટળી ગઈ અહંકારનું આવરણ ટળી ગયું પછી આવ્યું મહત્તત્વ એટલે ચિત્ત ચિત્ત એકદમ નિર્મળ અને થઈ જાય મહત્તત્વનું આવરણ વયું ગયું પછી આવી પ્રકૃતિ પ્રકૃતિ એટલે આપણો સ્વભાવ એ સ્વભાવ જ્યારે ટળી ગયો ત્યારે પ્રકૃતિનું આવરણ પણ ટળી ગયું આ આઠ આવરણ ટળી ગયા અને સાક્ષાત ભગવાનનો સાક્ષાત્કાર આપણા આત્મામાં થઈ ગયો અને માણસ પહોંચી ગયો સદે હે ત્યાં આ કર્યા સિવાય આમ નથી કપાતું આમ જ કપાય એટલે આ યાત્રા આમ જ કરવાની છે આમ કરે તો જ અહીંયા પહોંચો ત્યાં પહોંચી ગયો અહીંયા જેટલી યાત્રા થઈને એટલી જ યાત્રા ત્યાં થશે અહીંયા જે આવરણમાં અટકી ગયો છે એ આવરણમાં બ્રહ્માંડમાં ત્યાં જ અટકી જવાનો છે અહીંયા ગંધમાં અટકી ગયો તો પૃથ્વીમાં આટા માર્યા રાખશે અહીંયાથી બહાર નહીં જાય પૃથ્વીની ગંધની આશક્તિ જો છૂટી ગઈ તો જળની રહી ગયો તો થોડો ઊંચા લોકમાં પણ એ આવરણમાં અટકી જશે અહીંયા જે આવરણમાં અટકી ગયો છે ત્યાં બ્રહ્માંડમાં અટકી જશે અહીંયા જેટલા આવરણ કાપી નાખ્યા છે એટલા આવરણ કાપીને બહાર નીકળી જશે એટલું એ ભગવાનની નજીક જશે કરવાનું આ છે પણ આટલું જ આ આઠ આવરણ સૂક્ષ્મ છે એ આવરણ પાર કરી દેવાના એ પાર થઈ ગયા એટલે અક્ષરધામાં પામી ગયા જાજો કાંઈ કરવાનું નથી બસ આટલું જ કરવાનું છે કેટલું હા એટલું જ એ કે ઘણા જો ને ક્રિકેટર કેવું રમે વાત વાતમાં પાંચ પછી પચાસ પોણો રન કરી નાખે પાંચ પછી પચાસ પોણો રન વાત વાતમાં થાય બધા ઉંદર ભેળા થયા આખી મીટિંગ બની સમાજ એમાં વૃદ્ધો એમાં એના ચેરમેન મેનેજર ને બધા આવ્યા વડીલો બધા સાસુ સસરાય આજુબાજુ જમાય નો બધા ભેળો ખડાકલો છે ઉંદર આ હા પ્રસ્તાવ એ હતો મૂળ મુદ્દો એ કે આપણને બિલાડી મારી નાખે છે એટલે હવે કઈક આપણે નવો સુજાવ કરવો જોઈએ ક્યાં અમુક લોકો બોલ્યા કે તમે હવે એમ કરો હવે તમારે ઘરડાની અકલ ગઈ આપણે રહેઠાણ બદલી નાખવા ધરતી ઉપર રહીસી જ બિલાડી મારી જ નાખીને જાડવા ઉપર રાખો રાખવા રેવાનો ક્યાં ઘરડો દાંત કાઢીને ગોટો વળી ગયો જાડો તમારા કાકા કાગડા ખાઈ જાય એ કેવી વાધા જે હોય તો સરબરવારા ઉપાડી જાય કે ત્યાં બિલા બીજા બોલ્યા એમ કરવા એ છે ને બિલાડીનો દુશ્મન હોય ને એને આપણો મિત્ર બનાવવા એટલે દુશ્મનનો દુશ્મન એ આપણો મિત્ર તો બિલાડીનો દુશ્મન કોણ કૂતરો તો કુતરોને એને મિત્ર બનાવો તો પછી આપણે બિલાડી ના આવે કોઈ લોકો એ જ ખાઈ જ હા તમને એમ હલો એ જ જવા દો પછી એમાં એક જુવાન્યો હતો પાણીદાર માણસ હોય એને કીધું બીજું કાંઈ કરવાની જરૂર નથી બિલાડીને ગળે ઘંટ બાંધી દો બિલાડી આમ સ આવે ઘંટ વાગે બધા દરમાં ઘૂસી જાય ત્યાં તો બધાએ રીડિયા રમણ કરી નાખીએ હા હા અને ટીટોળોને દોઢિયો મીંડા લેવા રાસ આટલું જ કરવાનું ઘંટ બાંધી દો એટલે સલામત અર્ધો ગાવી પછી કોઈ બિલાડી આપણે મારી જાય નહીં આખી રાત દાંડિયા રાસ લીધો બધા ઉંદડા પછી બધા થાકીને બેઠા એટલે પછી એક વડીલે કીધું કે વાત બઉ મજાની છે હાલો હુ હેંગ ધ બેલ બિલાડીને ગળે ઘંટ કોણ બાંધ છે પડી ગયો ત્યાં કોણ જાય માસી બાપા એ એમ આઠ આવરણ અને આમ છોડી દેવાનું અને આમ છોડી દેવાનું પૂરું થઈ ગયું એ બિલાડીને કળે ઘંટ બાંધવા જેવું છે બહુ અઘરું છે પેલું આવરણ પૃથ્વીનું એટલે ગંધ હે હવે ગંધનું આવરણ છોડો લો ઘણા આમ સે સારું સ્પ્રેને સેન્ટ પરફ્યુમ અતર બતર હોય બાજુમાં નીકળે બહુ સરસ બહુ સરસ છૂટે અને ઘણા છાટે એટલું હોય બગીચો હેલો જતો હોય એટલું છાટે ઘણી વાર હમણાં મારે પાછો કોઈ મળવા આવી ને પછી આમાં ભયો જાય બાર આખી આખી ગેલેરિયા ધમધમતી હોય એવી એવી સુગંધ કયો દુર્ગંધ પણ ફેલાવતા આખો બગીચો આયલો જતો આ છોટ એના શરીર વધારે ગંધાતા છે એટલે છાંટતા છે પણ બીજાનું અતાર પરફ્યુમ આ કેટલી સુગંધમાં આ છે રાત્રિ ગમીશ્યતી સુપ્રભાતમ ભાસ્વાનું દેશ્યતી પંકજ્રી ભમરો કમળ ઉપર બેઠો હતો અને સુગંધની ચહાટી બોલાવતો તેમાં સાંજ પડી સૂર્યાસ્ત થયો એટલે ભમરો અંદર પૂરાઈ ગયો હાજરના લાકડાને કાપી નાખે એવા ભમરાના મોઢામાં દાંત છે પણ કમળને કાપતો નથી કેમ સુગંધની આશક્તિ છે અને વિચારે છે હમણાં રાજપૂરી થઈ જશે પ્રભાત થશે સૂર્ય ઉગશે કમળ ફરીથી આમ ખીલશે અને ઉડી જઈશ ત્યાં તો ડાલ ગજરાજ હાથી પાણી પીવા આવ્યો હા હંત હંત નલિની ગજબાર આથી એ પેલી નલી નીમને ઉપાડી મોઢામાં કોળીઓ કરી પધરાવી દીધી રામ રમી ગયા આ ગંધ ની સુગંધમાં કેટલા મરી જાય એક જણો મરણ પથ્થરે બનેલી વાત છે નામઠામ ના દેવાય મરણ પથ્થરે સાવ એમાં આજુબાજુ કોઈ શીરો છે કે એની સુગંધ આવી અને શીરાની તલપ લાગી જો સારા ભોજન સુગંધ સારા પુષ્પ સુગંધ સારા વસ્ત્રો સુગંધ સારી વનસ્પતિ સુગંધ અરે તમારે સ્ત્રી પુરુષના અરસ સુગંધ કે દુર્ગંધ છે ને ની પણ આશક્તિ હોય છે એ જે બધી આશક્તિઓ એ માણસને પકડી રાખે છે જવા દેતા નથી તો શીરો છે કાતો એની સુગંધ આવીને બાબાને મનમાં રહી ગયો શીરો ખાવો છે એમ લવલૌ કરતો મરી ગયો શીરા માટે પ્રેત થયો અને શીરા માટે ભટકતો રહી ગયો જો આવરણ હલવાઈ ગયું આવરણ કાપે ત્યારે ત્યાંથી આગળ વધારે પછીયા રાજકોટના પેંડા રાયપુરના ગોટા સુરતની ગારી ખપોલીના બટેટાવાળા ખંભાતની સુતરભેણી ક્યાંય ક્યાં લોકો ફોગે છે એ ભાઈ ગજબ છે ચાર રસ્તે મોટર ઉભી રહી ને એટલે શેઠમાં દોડીને ભિખારી આવ્યો શેઠ સાહેબ કૃપા કરીને સો રૂપિયા આપો શેઠ કે સો રૂપિયા સીધે સીધા માગતો લેણા ઓછી એમ માગે ના ના દલીલમાં ટાઈમ નહીં બગાડો શેઠ સાહેબ સો રૂપિયા આપી દો પણ તારે સો રૂપિયા એટલે ફિક્સ કેમ માગે હા કોફી હાઉસ છે ને જ્યાં સો રૂપિયાની એક કપ કોફી આપે છે મારે પીવા જાવ છું શેઠ કે મૂર આ દસ લાખની ગાડી ફેરવું છું તો હું કોઈ બી એક કપ રૂપિયાની કોફી નથી પીતો ભિખારી ક્યાં તમને નહીં પોહાતું હોય મને પોહાય છે અરે શું ભાઈ વાત કરીએ કેવાની વાત શું છે ભિખારી હોય કે સમૃદ્ધ હોય રસાદ પાછળ બધા ઘેલા છે ઘેલા છે ઓલા બોર માં છે ને સાદુ હલવાઈ ગયા ત્યાં મરણ પથારી કીધું હતું હું મરી ચાલ દુધી નગારા ને વાગશે કઈ વાગ્યા નહીં પછી એમાં એવું થયું એક જાણત શિષ્ય આવ્યો વડીલું ક્યાં હું બોરડી જોઈને પાકું ટસર બોર જોયું એને પાડ્યું ત્યાં એ મોટી ઈડ નીકળીને પછી ઈળ જરી તરફી મરી ગઈ ને આકાશમાં નગારા વાઈ ગયા જો એ રસાવાદ હલવાઈ ગયા આવરણ જાય બહુ આવરણ રસાવાદ નું આપણે ઉપલેટા મલાઈ ડોસી મહારાજ ના બહુ સારા એ મલાઈ ડોસી રૂપાબાઈ ની એકાંતિક મહિલાઓ એવા પણ ભાઈ થોડી રસ ની આશક્તિ થી ઈ મલાઈ ડોસીએ ડુંગળી ખાધી એક અને ડોસીને મારા પેડવા તો આવ્યા લઈ ગયા ઘટેલી ઘટના પછી મેરું પર્વત ની ટોચ ઉપર ડોસી મૂકી અને ટોચ આ માણીતા અને સુસવાટા એવી પ્રલય પવન વાતા હોય અને એ સહન થાય નહીં ત્યાંથી મહારાજ બીજા ભક્તોને લઈને અક્ષરધામમાં જવા અને જોવે રીયું નાખે હે મહારાજ મને લઈ જાવ ડોસી સામે ડુંગળી ખાતી છે ને ગંધ કાઢવા બિહારી છે હવે વિચાર કરો આજે તમે ઘણા સત્સંગીઓ હોય ને તો એને આ ચાલુ જ હોય છે કોઈ ને ઘરે જા ભલે ને સત્સંગી હોય એ તો ખવાય આયુર્વેદ પ્રમાણે બઉ ગુણકારી છે ગેસ ના થાય વાયુ ના થાય તો વનસ્પતિ કેવાય આપણે માંસહાર કરીએ છીએ દલીલો કરી જેને ત્યાં લસણ છોકરીઓ પ્રસ્તાવ મૂકે લસણ ડુંગળી હોય એ અરે પણ સત્સંગી અમે છે અમે છીએ ખાવા દીવો તો થાય ખાવું તો જોઈએ આ જુઓ જોવા નથી હવે નોર્મલ કરી કાઢી નાખીએ એવી વાત નથી ભાઈ જો એક ગામડે સંતો આપણે ગયેલા ને તો મને ઘણી વાર કોઈ પૂછેલું છો મને શું કહે આ બહુ રિયલ આ હસી કાઢવા જેવી વાત નથી આ બધા આવરણ એને લીધે માણસો ન ખાવાનું બજારમાં ખાય છે ન પીવાનું પીએ છે ગાળેલા ચાળેલા જોતા નથી બજારો રેકોડીના ખાય છે તમે જો અમુક વિધિ કરાવવાની તો એમાં લોકો જે વિધિ કરાવવા બ્રાહ્મણ હોય કે જાણતા હોય કહી દે છે છ મહિના બહારનું ખાતા નહીં ફલાણું ખાતા નહીં કેમ આ બધું બહુ માથાકૂટવાળું છે ભલે તમે સ્વીકારો ન સ્વીકારો હમણાં કીધું ને ઋષિઓ કીધું ભગવાને કીધું એની કાંઈક અસર આવરણ હોય તો જ કીધું હોય એ છોડાય તો જ જવાય એ પછી એમાં લોજીક ન ચાલે કારણ કે તમને પહોંચતું નથી લોજિક એમ સમજો તમારી અક્કલ પહોંચતી નથી એટલું છે પછી ઓર્સો ટક્કર ની કાઢી નાખો તે વાત અલગ છે પિતૃ ને બધું નડે મેં કીધું કેમ અરે આપણે આશરો હોય પછી આશરો હોય એને નડે નહીં આશરો હોય એને નડે હોય થી ના નડે પણ આશરો માથું નમાવી ભાઈ માથું ક્યાંય ન નમાવું પતિવ્રતા નારી પોતાના પતિ સિવાય બધાને આદર આપે ઉલટા માથું નમાવો તો તમે સર્વોપરી સમજ્યા છો કે મારો પ્રભુ બધામાં બેઠો છે પણ તમે માથું ન નમાવો તિરસ્કાર કરવો એટલે કઈ નિષ્ઠાને આશરો થઈ ગયો પ્રતીત ના આવે માગવાની પતિવ્રતા નાઈ જોઈતું હોય ઘરમાં તકલીફ પડે પતિવ્રતા બે હાડલા લઈ આવી દેજો તો પતી ગયું બાકી પાડોશી ને જોતું હોય ત્યારે છાસ પાણી દૂધ પાણી લેવડ દેવડ બોલાવું ચલાવવું આગતા ફાગતા ના કરે એટલે પતિવ્રતા આવો અન્યાશ્રી નો આવો ખોટો અર્થ કરી નાખ્યો લોકો શાસ્ત્ર ખબર જ નથી વંદન તો જામ સબ જગજાની કરો હું પ્રણામ જોડી જગપાની આખા જગત ને મારા પ્રભુમાં જાણી ને દુશ્મન પણ પ્રણામ આ તો બધા કોઈ જ નહીં ભગવાન આપણો એક જ આ વૈષ્ણવ શ્રી કૃષ્ણ સિવાય પછી હનુમાનજી ગણપતિ આપે ને કોઈ ન માને જે શ્રી કૃષ્ણ જે રથ ઉપર બેઠા છે એ રથ ઉપર તો હનુમાનજી બેઠો છે ઉપર એની ઉપર બેઠો અને ગીતામાં લખ્યું યથા વૈષ્ણવ નામ શંભુ શંભુ તો મારો પરમ વૈષ્ણવ ભક્ત છે તો શિવ ને પગે પડે નહીં હનુમાનજી નહી નો નમે એનો પ્રસાદ નખાય કઈ ન ખાય અન્યાશ્રય ખોટું ચલાવી દીધું છે હનુમાન મારો છે આદર બધાનો હોય વંદન બધા હોય અરે પૂજન પણ હોય પણ માગે નહીં નિષ્ઠા મારો સુખ દુઃખ નો મારો ધણી મારો પ્રભુ છે એ પતિવ્રતા ભક્તિ છે પણ બીજે માથું નથી ને માવતા સારું આશ્રો તો એ છે કે તમે આજ્ઞા લોપો છો આજ્ઞા જે હોય પાળે પૂરો એ આશ્રય છે આગળના જેટલા છીંડા એટલા આશ્રય ના એટલે ગામડે આપણે સંતો ગયેલા ને તો અહીંયા એ ઘર વખતે સ્વામી કે અમારા ખેતરમાં પગલાં કરો ઘરે પગલાં કરો તો કાં આવો આવો મા બાપ દુઃખમાંથી છોડાવો એ કાંઈક મરણ થઈ જાય ને ફલાણું થઈ જાય નડતરનો કોઈ પાર નથી ને ભેંસ મરી જાય ને બળદ મરી જાય કોઈને સાપ કરીને પેલું મરી જાય ને કોઈને તાવ આવે ને ગુજરી જાય ને થાય ને ઓહોહો બળી જાય ને ફલાણું થઈ જાય બહુ નડતર છે આપણે સત્સંગી ગળામાં કન્ટીન સત્સંગીને આવું થાય આવું હાલતા હશે થાય સામી કે થાય જ નહીં ઓ પુરાણ સામેને બધા સંતો ગયેલા બનેલી ઘટના હાલો ભગત પહેલાં તમારે વાડિયા નાહી ધોઈ ને પછી ઘરે જઈએ એ ભગતની વાડી ના વાગ્યા કંઠાઈ ગળામાં સર્વોપરી ઉપાસનાની વાતું કરે આપણને કાંઈ નડતું ન હોવું જોઈએ ને આ બધું શું છે મને તો લાગે છે આ બધા વિશ્વાસ નથી આવતું આમ તેમ હો આમ આવી વાતું કરવા માંડ્યું એટલે તમે હવે આવો ને જો કાંઈ હોય તો મને કાંઈક પ્રતીતિ આવે એમ તમે ટાળી દો અમારું આ પુરાણ સાહેબ કે આલો વાડિયા નાઈને જાય હજી ત્યાં હહિયાદ હતા ત્યાં આડો ધોર્યો આવ્યો ને ત્યાં સીધો આમ લાંબો થઈને ધોરિયામાં પાણી પી લીધું તો પુરાણ સામે પણ તે પાણી કાપી દો કેમ તરસ લાગે તો ના પીવાય અરે પણ ગાળવું પડે શિક્ષા કીધું છે પાણી ગાળ્યા વગર ના પીવાય એમાં ક્યાં જીવડા છે આજ્ઞા નથી પાડતો અને સર્વોપરી ને પૂંછડી થાય પાછું ઉપાસના આશરે અન્ય આશરેની પૂંછડી થાય છે દટ આશય છે આગળ ગયા ને તો લસણ ની ડુંગળીના કેરા એવા એ આ શું તો એમાં શું વાંધો ઘાસપાત કહેવાય સંતો પાછા જ વળી ગયા તને જેટલું નડે છે ને તો ડબલ વળે જા આ તને નડે નહીં તો શું થે જે બરાબર રજસ્વલા ધર્મો ખાવા પીવાના ધર્મો આ ધર્મો જે કઈ શિક્ષા પત્રીમાં લખ્યા છે એટલા પાળો અને જો તમને કઈ નડે તો એનું બધું પાપ મને પાળો નહીં હે એક પરસ્ત્રી ના નજરો અટકતી મારતી હોય પછી નડે બધું જ નડે આ દુનિયાની પોલીસ નડે તો એ લોકો એ રાસ માં છુપી પોલીસ રખડતી હોય છે એ કાટલો ચાલશે એટલે નાનામાં નાની વાત પણ જે કોઈ ખાવા પીવા માં હરવા બીજા ધર્મ નિયમમાં જે કોઈ પેલું નથી કરતો તો એને કશું નડતું નથી પણ માણસ રસાવાદ માટે કેટલા કેટલા પાપ કરે છે કઈ પોતે બારનું આનું તેનું જોતો નથી અરે બધું એમ ચલાવે છે બધી જ વસ્તુ ઓ એટલે એ આવરણ ટળે ત્યારે ભગવાનની નજીક થવાય પછી આવ્યો તે જ એટલે રૂપ રૂપની આવકતી ભાઈ ટળે ત્યારે એ આવરણ કપાય હવે રૂપ દશરથજી મહારાજનું તુલસીદાસજીએ લખ્યું કે આ રામ વનવાસ અને કમોતે મોત કેમ થયું તો કે કઈ કઈના રૂપમાં દશરથ મહારાજ વધુ આકર્ષિત હતા પરિણામ જુઓ એ રૂપમાં ખેંચાઈ ગયા અને એમાં આખી રામાયણ થઈ અને કમોતે મૃત્યુ થયું રામ વનવાસ થયો દીકરાનું મોડું જોવાયું નહીં એના હાથે પાણી પીવાયું નહીં તલસી તલસી દસરથે પ્રાણ છોડ્યા રૂપાશક્તિ તુલસી દાજી લખ્યું હું નથી કહેતો સેજ આકર્ષ મહારાજ સારંગપુરમાં જતા હતા ને ત્યાં એક ઝાપડી વાળવા વાળી શેરી બજાર વાળવા વાળી એ મહારાજ આવતા હતા એક બાજુ થઈ ગઈ પણ આમ નજર મહારાજની સામે મળીને મહારાજ આમ નજર કરી ધડામ દઈ નેઠી પડીને સમાધિ થઈ ગઈ ઝાપડીને તો સાથે સુરા કાચા ને બધા દરબારો હતા એમણે કીધું મહારાજ આના એવા સાપ પુણ્ય એ નજર કરી ત્યાં એને સમાધિ થઈ ગઈ હે બાપા આવું શું થયું તમારી નજર મળતા સમાધિ મહારાજ કે હાલો ઉતારે આપણે કહેશું ન્યાધીની મહારાજે વાત કરી કે ગયા જન્મમાં એ શેઠાણી હતા અને બહુ ધર્મિષ્ઠતા બહુ દાન કોઈને ભજન ભક્તિ કરવાવાળો જીવ છે તો આવું કેમ થઈ ગયું આવી કૃષ્ણભક્તિ કરવાવાળી દાન કોઈને ધર્મી મહાત્મા જેવી આ બાય તો કે હા એવી તો આ ઝાંપડીના દેહમાં હતો કે એમાં એકવારી પોતાના મહેલની બારીમાં બેઠી ચોમાસાનો ટાઈમ હતો ઝીણો ઝીણો વરસાદ વરસતો હતો અને એ વખતે એક ઝાંપડો વાંસળી લઈને ત્યાંથી નીકળ્યો જોવાનો હતો અને ફૂટડો હતો એ વાંસળી વગાતો નીકળ્યો ને એ સીજ ચોમાસાની ઝરમરતી સિઝન એના રૂપમાં આસક્તિ થઈને ચીજ ચોંટી ગયું એ મરતી વખતે એને એ ઝાંપડો સાંભળ્યો અને એને રૂપ દેખાડવા આકર્ષિત થઈ પરિણામે ઝાંપડી થઈ છે પણ એના એટલા બધા સુકૃત અને ભક્તિ હતા એટલે આજે અમારા દર્શનથી એને સમાધિ થઈ ગઈ રૂપ પકડી રાખે જવા ના જઈએ એટલે ડોંગરજી મહારાજ કાયમ કહેતા કોઈની આકૃતિ અને કૃતિ કોઈની ન જુઓ આકૃતિ ન જુઓ કૃતિ એટલે એ શું કરે છે એ ન જુઓ આપણે આપણું જુઓ ઉપલેટાના લાલા બાપા આપણા ભગત થયા ગુણાદિતંદ જામી વખતે એવા છોકરી એમની જુવાને સગ પણ કરવા આવ્યા એ વાત કરી કે તમે છોકરીને જમણે કાલે થોડોક મહ છે બાકી છોકરી બહુ સારી છે લાલા બાપા કે હશે ખબર નથી તમારી દીકરીને ખબર નથી તો કે ભાઈ જો મેં મારી દીકરી જુવાન છે એને મેીને જોઈ નથી એની નાકની દાંડી જો મેં જોયું હોય તો ઉપલેટાના લાલા બાપા કે મારું કલ્યાણ સ્વામિનારાયણ ન કરે કેમ જીવ હોય છે આ એને રૂપના આવરણ નડે હે હવે ઓલું સૌંદર્ય સ્પર્ધા હોય તો આખી રાત ટીવી સામે બે અને જાત જાતના રૂપ સ્ત્રીઓના જ રૂપ એવું નથી ભાઈ સારી ગાડી જોવે મનમાં ઘરી જાય છે સારો બંગલો જોઈને મનમાં ઘરી જાય છે સારા સારા મોબાઈલો મગ મનમાં ઘરી જાય છે કોઈની પાસે તરત મન થાય હવે આપણે આવો લેવો જ હવે આપણે આવો લેવો જ જાત જાતના હારા હારા રમકડા સારા સારા કપડાં તે બધું બીજાનું જોયું સીધું સીધું ગુરવાજ માટે છે ને ક્યાં આમાં પાર આવે અંત આવે અને દુનિયા તો બનાવે જ રાખે ગાડીઓના મોડલને મોબાઈલના મોડલને બધું બદલી જ રાખે છે આપણે ન બદલીએ તો મહાનતા છે બાકી આ તો દુનિયા તો ચકડોળે ચડાવવાની જ છે એ આવરણ તૂટે તો ભગવાન રાજી થાય બાકી તો કઈ રાજી ના થાય સ્પર્શા અને હાથી છે હાથણી નો સ્પર્શ કરવા સ્પર્શ એટલે કામ સુખ એ જેવો સ્પર્શ કરવા જાય ખાડામાં પડી જાય ને પછી એને પકડી લે ને પછી આખી જિંદગી કેદ રાખે સ્પર્શ સુખ સ્ત્રીને પુરુષ નું પુરુષ ને સ્ત્રીનું સ્પર્શ સુખ છે સારા સારા પદાર્થોને અડવું એની આશક્તિ એ પણ સ્પર્શસુખ છે પણ હવે જે લોકો આજે તો છાપામાં જોવો છો ભાઈ કે સંબંધના સ્ત્રીઓ પણ ગણતા નથી ભૂલી જાય છે વિવેક ભૂલાતો જાય છે દિવસે દિવસે કે મારે હું સંબંધમાં થાય છે આ સ્ત્રીઓ એને માટે હું એક વાત કહું વાલો નાગરી વાલો નાગોરી નામનો કાઠિયાવાડમાં બારવટીયો થયો બારવટીયા ધંધા છું હોય ને માર હિંસા એ કૃત્ય સારા નથી બારવટીઓમાં કેટલા પવિત્રતા ભર્યા જીવન હતા એ સૌરાષ્ટ્રના કાઠિયાવાર કહું છું કે આપણા દેશના જેટલા સંતો નથી આપણા બારવટીયાઓમાં હતા તો પછી આ દેશના સાધુ તો વાત શું તો વાલો નાગોરી એક જગ્યાએ ગુસ્સો લૂટ કરવા અને એ ઘરમાં અંધારું હોય વસ્તુ ખાખા ખોળા કરવા માટે અંદર ગયો ત્યાં એમાં કોઈ સ્ત્રી સુતી છે એની છાતી ઉપર એમાં પડી ગયો હાથ પડી ગયો ને નાગોરી હાથ ખેંચી લીધો હા હા હા પરસ્ત્રી ઉપર મારો હાથ તલવાર હતી પોતાની ધાડ દઈને હાથ કાપીને નાખી દીધો આવો બારવટીઓ કરે તમે વિચાર કરો જ્યારે ભીડમાં જેના તેના સ્પર્શ કરવા માટે માણસ જ્યારે આકુળ વ્યાકુળ થઈને પાપ કરતો એને વાલો નાગોરી યાદ રાખો એ ગજાકો બોલે ને હાજકારો બોલે સ્ત્રી જાગી ગઈ હાથ હરડ્યો ને ત્યારે પણ એને જોઈને દ્રશ્ય હતી ત્યારે એ સ્ત્રી સતી હતી એણે કીધું હા હા હા ઓળખ્યો ઓળખ્યો તું વાલો નાગોરી હા હા હાથ કાં કાપી નાખ્યો એ તો ભૂલે પડ્યો હતો તું તો સતવાદી છો પ એકદમ પવિત્ર પુરુષ હું તને જાણું છું અને તે હાથ કાપી નાખ્યો દુખણા લીધા હોય બાઈએ જા વાલા નાગોરી હવે તાને તો દુશ્મનો મારી નાખશે તને હાથ રહ્યો નહીં દુશ્મનો તને મારી મારી રાય રેવા ટુકડા કરશે પણ એ મારી સતી નારીના શિયાળને ખાતરે તું આવા વ્રત પાળતો હોત તો હું તને જા આશીર્વાદ આપું છું એક હાથે બંદૂકના નિશાન લેજે આંખો મીચીન ફેંક જાય દઈને ઉલ્લી જાય આવું જા તને વરદાન આપું છું વાલો નાગોરીની એક હાથે ઠુંઠે કરતો અને ભડાકા બોલતા ઇતિહાસ કે નિશાન બાજુ હોય ચૂકી જાય પણ વાલો નાગોરી ચૂકતો નહોતો દોઢ હાથે હિંગ દઈને હુ હુ હુ થઈ જતું સ્પર્શમાં અવિવેક વિવેક ન રાખતા હોય એમણે બધા પરિણામ જે માણસ નિવૃત્ત થઈ જાય ત્યારે આવરણ ગયું કહેવાય બાકી જ્યાં સુધી આવરણ છે ત્યાં સુધી એને માયા વળગેલી છે એ જનક મહારાજને સુખદેવજી મળવા ગયા ત્યારે એવું દ્રશ્ય વર્ણન આવે છે ને એક હાથ સગડી ઉપર હતો અને એક હાથ એની પત્ની સુનૈના ખભી હતો સુખદેવજી જોઈ રહ્યા કે આ શું તો કે એ જ અગ્નિ પણ કાંઈ પેલું નથી સ્ત્રી પણ પેલું નથી સમાન છે જેનું બેમાં એકયમાં ચિત્ત હલતું નથી એવો થાય એને વાયુનું રૂપનું આવરણ સ્પર્શનું આવરણ ગયું કહેવાય પછી આવ્યું આકાશ આકાશ એટલે શબ્દ છે આકાશ ને શબ્દ સંબંધ છે વિષયને તુલ્ય નિંદા સ્તુતિમાવું નહીં જેને પ્રશંસામાં ફૂલાતો નથી અને નિંદામાં અકળાતો નથી એને આકાશનું શબ્દનું આવરણ વયું ગયું હવે પણ આ વખાણ થાય પ્રશંસા થાય એની તો ઝંખના એટલે ગજબ ભાઈ આ તમે ટાયર હોય ને હાવ હવાનું હોય કેવું પીડ્યું હોય પંપ મારો એટલે જેમ મારો દડા જેવું થાય અને એવું ડમઢોલ થઈ જાય કેટલા ટન વજન ખેંચી જાય હવા ભરી એટલે હે બસ કોક ને હવા ભરો ઢળી જાય તમારે બધું હોય જેટલું વજન હોય તો બળદ્યા બળદ્યા જેવો બળદ હોય ને અકલ વગર હાલો મારો બાપલીઓ બાપલીઓ કયો એટલે ઉપડે તડ ચડી જાય પોદળો કરી જાય તો મૂકે પાછું છે જ ને હમે અને વગર હોય કે ન હોય પણ એને હવે મારે વગર દબર બધું કાઢી નાખે બોલો બસ વખાણ માં ફૂલાઈ જાય છે પોતાના વખાણ કરે એના ઉપર વાલ વરસાવે અને પોતાની ટીકા નિંદા કાંઈક કરે એના ઉપર દુશ્મની બાંધે એ સાધુ જ નથી એટલે ગ્રહસ્થ હોય કે ભગવાધારી હોય બેયમાં જે પહેલો રે એનું નામ સાધુતા છે પણ એ તો ભાઈ કઠણ છે ને બાકી કહેવાય છે ને ડોબાને ખાણ ને માણસને વખાણ વાલા બહુ ડોબાને ખાણ જેટલું વાલું એ માણસને વખાણ વાલા પણ ત્યાં જ બધા અટકી જાય એક જણો ગુરુ પાસે દીક્ષા લીધી બહુ મજાની વાત છે હા તમે સમજતા નહીં કાંઈ નથી એમ બહુ મજાની વાત દીક્ષા લીધી દીક્ષા વિધિ પૂરો થયો શિષ્ય નમ્ર ભાવે કીધું ગુરુજીને ગુરુજી મને મોક્ષ માટે સાધનાનો રસ્તો બતાવો તો કે રસ્તો સાધના તને બધું બતાવીશ પણ પહેલાં એક કામ કર થોડા ફૂલ આપાય આલે આ ફૂલ લઈ જા બાજુમાં કબ્રસ્તાન છે ને કેટલી કબરો છે એ બધી કબરને તું ફૂલ ચડાવજે બધાને દંડવત કરજે અને પ્રાર્થના કરી અને પછી આવે પછી તને દીક્ષા નો ઉપદેશ સાધનાનો ઉપદેશ આપીશ બોલો ગયો ફૂલ ચડાવ્યા દંડવત કર્યા સ્તુતિ પ્રાર્થના કરી કબ્રસ્તાનમાં કબરોની અને પછી પાછો આવ્યો કહ્યું ગુરુજી કરી આવ્યો ગુરુજી કીધું હવે આ થોડા પાણા લઈ જા એ કે કબરને પાણા મારજે એ પગની લાતો મારજે અને ગાળો દેજે એટલું કરીને આવ્યું પછી તને ઉપદેશ આપું છું એ કરીને આવ્યો ગુરુએ કીધું ઉપદેશ અપાઈ ગયો અને શું અપાઈ ગયો આમાં સાધના શું અપાઈ ગઈ બસ એ જ ફૂલ ચડાવ્યા કે ગાળો દીધી પથરા માર્યા કે દંડવત કર્યા એ કંઈ બોલ્યા તો કઈ ન બોલા બસ એમ દીકરા તને જિંદગી મોક્ષ ને ગોતી રાખજે હાથમાં જ નહીં આવે વખાણ ની અંદર થી ભૂખ અને નિંદા ની ઘૃણા બધા જેમ વડકા ભરવા જશે એ તારું કોઈ પૂરું નહીં થાય એટલે આ મોક્ષ પરમ રસ્તો એ અને ત્યારે આવરણ ગયું કહેવાય આમાં તો ભલ ભલ અટવાયું એવું કાંઈ તમે માનતા હો મોટા પણ મોટા ન્યાજ હલવાયને પીડા હોય સમાજમાં બહુ એવું છે તો આપણે જોવાનું છે બધાએ બીજાનું શું કામ જોવું પણ લગભગ આપણે બીજાનું જ જોયું ઓઇલું આમ હલવાય ઓયલો આમ હલવાય વાત હા ત્યારે એમ જ કહેવાય પણ આ એ લગભગ હાં ભળનારા બોલનારા પણ ન્યાજ હલવાયા હોય એ પાછું ગજબ છે એ મોટું આવરણનું આવરણ છે પછી આવ્યો અહંકાર અહંકારનું આવરણ અનઅહમી અહંકારો હતી તે અહંકાર જે આપણે નથી એમાં હું છું એ માની લેવું એનું નામ અહંકાર આપણે આત્મા છીએ દેહ નથી મનાઈ ગયું છે સ્ત્રી કે પુરુષ આત્મા નથી પણ મનાઈ ગયું છે કણબી કોળી વાગરી આપણે નથી મનાઈ ગયું છે એ એવું સજ્જડ થઈ ગયું છે કે જાતું નથી એટલે એ પહેલાં તો દેહાભિમાનનું અહંકારનું આવરણ ઓળખવું ને એ કઠણ છે જુનાગઢમાં રહ્યો ભગત પાર્સદ હતા ગુણતિતાનંદ સ્વામી કે રહ્યા ભગત આવો આ કામ કરી આવો તો કામ બતાવો સેવા બતાવી બરાબર છે વારે વારે કરો છો આમાં કોણ રહ્યો આ હાથ રહ્યો આ હાથ રહ્યો આ માથું રહ્યો આ પગ રહ્યો આમાં કોણ રહ્યો આવો સ્વામીને ઉપદેશ આપે તમે મને રહ્યો રહ્યો કે આમાં કોણ રહ્યો હું તો આત્મા હું તો બ્રહ્મ સ્વામી કે સારું એમાં હવે દિવસો ને બધું જાય એમાં એકવાર શેરડીનું ગાડું આવ્યું અને ગુણાતીતાના સ્વામી તો કસોટી વાળા સન બધાએ સાધુને પારસોદ શેરડી આપી દીધી રયા ભગતના બે હાથા છે ને ટુકડા કરીને પોતાની ગાદલી હંતાડીને બેઠા અને રયા ભગતને ખબર પડી કે શેરડી દીધી મને તો સામીએ બોલાવ્યો એ નહીં અને આવ્યો ધું ફુતો હતો સ્વામીને કે સેવા કરવી હોય ત્યારે તોડાવી નાખવું હોય ત્યારે રહ્યો મારો રહ્યો મારો રહ્યો અને આ શેરડી દીધી તમને રહ્યો કાંઈ યાદ ન આવ્યો સામી કેજો આ બોલે નહીં તું કેતો હતો ને આ રહ્યો કોણ રહ્યો આમાં કોણ રહ્યો જે મારે ઝઘડો કરે છે એ રહ્યો બગલ આ ને તારી શેરડી રાખી જ છે ઓળખાયું કઠણ છે આવી જાય પછી શરીર ખમે નહીં ને તોય તપ છોડાય ટાઈટલ વયું જાય હા હા બહુ કઠણ છે પછી દાન ઘરમાં પોહાતું ન હોય ને તોય દાન આપવું પડે કારણ કે દાતાનું ટાઇટલ બતું જાય ભયું જાય ભજન કરે તો ભજનનું આવી જાય સેવા કરે તો સેવકનું આવી જાય નિર્માનીપણાનું માન આવી જાય મારા કોઈ નિર્માની નહીં હો તમે બધી જઈ આવો જેવો કોઈ નહીં એનું માન પાછું આઈ છે ને એ ઊંધા ને ઊંધો કરો તો આ જ રીતે ગોથા ખાય તો આ જ થાય ગમે એમ ભગાવી ગયો પાછો આવી ઉભો થઈને બેઠો થાય આ જ થાય પેલા પૈસા હોય એનો અહંકાર વયા જાય તો એનો અહંકાર અહંકારનું આવરણ ઓળખવું બહુ કઠણ છે આ જો તમે ગૌમુખી આપણે બધા રાખીએ ને એ ગૌમુખી માળા ન અડે એના માટે તો છે જ પણ એનો ઉપદેશ છે કે જે સાધના કરો એ ગુપ્ત રાખો વાવલોમાં પણ અત્યારે તમે જુઓ આ છાપાઓની અંદર જુઓ તપ કરે ને એનાય ફોટા આવે એની જાહેરાત આવે પારણાના પાછી જાહેરાત આવે અને પાછા એવું એવા લિસ્ટ છપાય છાપાઓમાં કે આટલા વ્રત કર્યા ને આટલા જપ કર્યા ને આટલું આગ કર્યું એ બધું એ બધું પાછું છપાય આ તપશ્ચર્યા કે સાધના એ લિસ્ટનો વિષય છે કરીને ભૂલી જવાનું ભગવાનને અર્પણ કરી દેવાની વાત છે પકડી રાખ્યું ગણ્યા રાખ એ ગણવું ત્યાં જ ભૂલ પડી શું કેટલું કર્યું એ તો ઠાકોરજીને દઈ દીધા પછી એને ગણતરી કરી નહીં એટલે જ આવરણ થઈ ગયું એ જેટલા વ્રત કર્યા ને આવરણ થઈ ગયા એટલે તો આપી દેવાનું પછી ગણવાનું નહીં કોઈને કહેવાનું પણ નહીં પણ હવે લિસ્ટ છપાય તો આવરણ છે મોટા મોટા ભાઈ બઉ કઠણ છે આ છાપાઓમાં થતું હોય બધું પણ એ જે જે હોય તો આપણે સમજવાનું છે એકાદશી નો ઉપવાસ કરે તો ભંડારના આગલા બાર રસોડા આટા મારે એકાદશી છે અંદર બે આ શું બેઠો હતો તારી એકાદશી છે તણપા અહીંયા હું કામ આટા મારતો આ છે ખબર ન પડવા દેવી તો હવાજ શું આવે તો પછી કોના માટે કરો અમારા માટે કરો તમે આવરણ છે એ પણ એ જાય નહીં હોય પ્રકૃતિ હોય એ બહુ મોટું આવરણ છે અને આ છે ને પ્રસંગ એના વખાણ થાય તપના સાધનાના નાના એચિવમેન્ટ્સ જે કહેવાય ને ઉપલબ્ધિઓ કેટલી પોતાના નામે ચડે છે એના માટે માણસ તૂટી જાય કે મારા મર્યા પછી કેટલી મારી પાસે ઉપલબ્ધ હોય એચિવમેન્ટ્સ કેટલી આવે છે એ છપાવવાની કલેક્શન માટે તો માણસ તૂટી જાય એટલું કરે પણ એ બધા અહંકારના આવરણ છે બધા વખાણ કરે ને તો પહેલાં ગમે અને પછી મનાઈ જાય પેલા ગમવા માંડે પછી મનાઈ જાય પેલા રાજા એ દિવાનને હજપાર કરી દીધો ને લઈને કાઢી મૂક્યો દીવાન આગળ ગયો પણ મળો એવો બુદ્ધિશાળી ને કે પાછો નાળિયેર લઈને પાછું આવ્યો અને ભલે ક્યાં અરે પણ કાઢી મૂક્યા છે દરવાનો કે ભાઈ કેમ આવ્યા મહારાજની એકવાર પગે નાળિયેર મૂકવાની માનતા છે મને મૂકાવી દો હું ભયો જાઉં એટલે બહુ કરગ્યો એટલે પછી અંદર આવવા દીધો મહારાજા પણ ખીજાઈ ગયા કેમ તને કાઢી મૂક્યો છે હજપાર કર્યો આવ્યો છે મહારાજ વાત સાંભળ આ એક શીફળ મૂકવા જવું છે મારી માનતા છે તમારી માનતા ચરણ એટલે આવ્યો છે બાકી બીજું કાંઈ નથી મારે રહેવું નથી શું માનતા એ મહારાજ હું મારો ગાડું લઈને બૈરા છોકરા લઈને જાતો હતો એમાં રાત પડી ગઈ અને એમાં ગાડું ખૂતી ગયું કોઈ રીતે નીકળે નહીં હું એકલો વજન આટલો બધો ગાડામાં મને કોણ કાઢે પછી વન વગડો મેં તો મહારાજ તમે જ મારે મન પ્રભુ ભગવાન તમે રામ ગણો કૃષ્ણ અવતાર ગણો જે ગણો કંસ અવતાર ગણો મારે તમે એટલે મેં તો પછી મહારાજા રાજા ધીરાજ અન્નદાતા ઘણી ખમા મેં તમને યાદ કર્યા એ તમારો સોનેરી સાફો એ તમારી પાંચી આંગળીઓ વેઠ વીટી એ પગમાં તોડા કડા એ જરિયાની જામો સોનેરી સુરવાળ અને ભેટમાં તલવાર આપનું મેં મારા ધ્યાન કર્યું અને માનતા રાખી કે મારા અન્નદાતા મહારાજા છે એ આવે અને મદદ કરે તો રૂપિયો નાળિયેત એમના ચરણે મૂકી પછી નીકળી જવું પણ ત્યાં તો મહારાજ તમે લીલું ઘોડે ચડી આ જ અને આવ્યા અને મારું ગાડું એક ઝાટકે બહાર કાઢી દીધું એટલે માનતા પૂરી કરવા આવ્યો છું મને માનતા મૂકી દે તળીયા એક નાળિયેર મૂકી દઉં પછી વિયો નાળિયેર મૂક્યું પગે લાગ્યો પછી પૂછ્યું મહારાજ પણ હું તમને પૂછી લો તમે જ હતા ને તો કે હોઉં તો હોઉં આ હોઉં તો હો ગરી જાય બધા વખાણ કરે ને આમ છો ને તેવા છો ને બ્રાહ્મણ છે છો ફલાણા છો ને દાદા ખાચર જેવા છે આવા છો ને તેવા છો પછી હોઉં તો હોઉં ગલકું જાળી વાળું ગળી જાય પછી એમાં એકાદ પાછું થાય ને ટાઈટ થઈ જશે હું મારું નથી કેતો વખાણ છે આ બધું છે એ બધું છે મહારાજે પ્રથમ ના અઢારમાં કીધું કે ઉપાધિ માં રહીને નિર્લેપ રહે એવો અતિ સુધીમાં અનંત મુક્તો થયા ને થશે પણ ઉપાધિમાં રહીને કોઈ મુક્ત થાય નિર્લેપ રહે એવો કોઈ મુક્ત થયો નથી થશે નહીં કોટિકલ્પે પણ એવો થવાને કોઈ સમર્થ નથી પણ અમે કહ્યું છે એમ રહેશો તો નિર્લેપ રહેશો બાકી અમારો વાદ કરશો અમે જે રીતે ખાઈએ પીએ છીએ વસ્ત્ર અલંકાર બધું કરીએ છીએ એ અમે નિર્લેપ રહીએ બાકી અમારી રીતે આ બધી જો કોઈનો વાદ કરીને કરશે તો એવો તો કોટિકલ્પે થવા તૈયાર નથી તો ભાઈ વખાણ થાય કોને ન પાડે વિચાર કરો આપણે બધું થાવા દેતા હોય તો એનો અર્થ છે કે આવરણ ચડે જ છે શ્રીજી મહારાજ તો કે છે કે એવો કોઈ થયો નથી થશે નહીં કોટી કલ્પે પણ એવો થવા માટે નથી તો આપણે આ બધી વસ્તુઓની અંદર રહીને નિર્લેપ રહી શકીએ તો શ્રીજી મહારાજને ખોટા ગણો ભાઈ બાકી તો પછી એમાં આપણે શું કરીએ બાકી તો એટલે જૂના સંતો બાલમુકુદાસ સ્વામી બધા કહેતા કે સાધુના વખાણ ત્યારે કરવા કે જ્યારે એ ગુજરી જાય અગ્નિસંસ્કાર થઈ જાય અને એની રાખ દામોદર કુંડમાં પધરાવાઈ જાય પછી એના વખાણ કરવા નહીતર રાખમાંથી પણ ઊભો થાય હવે આજે થોડી સમજણ બદલાઈ ગઈ છે આજે એમ કહેવામાં આવે છે કે સાધુના વખાણ આજે નહીં કર્યું પછી ક્યારેક કરશું લોકોને કેમ ખબર પડે આ કેવા છે એને પરિચય મળે તો એને કંઈક જીવને મુમુક્ષતા આવે એ સંત સત્સંગમાં જોડાય એના જીવનું સારું થાય આપણી પાસે છે એ કહેવામાં વાંધો શું છે આટલું બદલાણું હા એમાં કોઈ વાંધો નથી જો મારા ઉપર ખારા નહીં થતા હું તમને કહું છું મારા તો શાસ્ત્રની જે વાત છે હું તમને કરું છું બાકી મારે કાંઈ કોઈને લેવા દેવા નથી શાસ્ત્રની જે વાત છે જો તમારે ઘેરે ગુલાબજાંબુ ઢોકળા હે ઇટાલિયન ખમણી એ બધું બનાવ્યું હોય સેવ ખમણી એવું બધું બનાવ્યું હોય તમે રસગુલ્લા બટાટા વડા અરે આ દશેરા જલેબી તમે ઘેરે બનાવી હોય તમે છાપામાં જાહેરાત આપો કે આજે અમે ઘરે ઢોકળા બનાવ્યા છીએ અને અમે સાંજે સા વાગે બધા ખાવાના છીએ આવે છાપામાં આવે પણ તમે એની દુકાન કરી હોય તો દુકાન કરી હોય તો આપવું પડે કે નહીં કારણ કે તમારે માલ વેચવો છે તમારે ગ્રાહક જોઈએ છે તમારે એમાંથી પૈસાની કમાણી કરવી છે તો અવશ્યપણે તમારે જાહેરાત કરવી જ પડે એમ તમે જે સાધના કરો છો એ તમારું પેટ ભરવા કરતા હો તો કોઈ જાહેરાત કરવાની જરૂર હોતી જ નથી અધ્યાત્મને એને પૂરો વિરોધ છે પણ તમારે દુકાન માંડવી હોય તમારે જા પૈસા ભેળા કરવા હોય સમાજમાં તમારે ફેલાઈ જવું હોય સમાજમાં તમારે મોટો અનુયાયી શિષ્યવર્ગ ભેળો કરવો હોય તો જાહેરાત કરવી જ પડે એમાં કોઈ વાંધો નથી પણ એને અધ્યાત્મને કોઈ લેવા દેવા નથી પ્રસિદ્ધ થવું હોય તો જાહેરાત જરૂરી છે સિદ્ધ થવું હોય તો જાહેરાતનો વિરોધ છે આપણે શું કરીએ છીએ લોકોને ખબર ના હોય એ જ ઉત્તમ ઉત્તમ વસ્તુ છે એક ચડો એક સાધુ પાસે આવ્યો એક ગુરુ મહારાજ હ મેં કેટલા એટલા મેં એટલા વ્રત કર્યા મેં એટલા જપ કીરા મેં એટલા તીરથ કીધા મેં એટલા દાન કર્યા મેં એટલી સેવા કરી મે એટલે ઉપવાસ કર્યા એટલા શાસ્ત્રોનું આ કર્યું પણ મને હજી ભગવાન દેખાતો નથી એટલે સાધું છે ને બહુ પ્રેક્ટિકલ માણે વ્યવહાર એમણે કીધું અહીંયા આવ એટલે એક બારી પાસે લઈ ગયા બારી કાચની હતી એને કીધું આમ જોજી સામે મંદિર દેખાય છે તો હા એકદમ સરસ રૂપોકડું એ ધજા એ શિખર એ મંદિર એ પગથિયા અંદર આમ ગરભરું આમ સામે દેખાય બસ ચોખ્ખું ચણા દેખાય છે ને હા પછી એ મોટો અરીસો લાવીને બારી આડો મૂક્યો અરીસો એને કે હવે આમાં તને મંદિર દેખાય છે તો કે મંદિર નથી દેખાતું આમાં શું દેખાય આમાં તો હું દેખાવું છું તો કાચ તો પેલોય હતો કાચ તો આય છે તો આમાં નથી દેખાતું ને પેલા કેમ બે દેખાય અરે બાપજી એટલી ખબર નથી તમને ખોપડું ફરી ગયું છે પેલો કાચ ટ્રાન્સપરન્ટ હતો અને આમાં આવરણ છે પાછળ રેડોક્શનનું એ આવરણ છે ને એટલે પછી બહાર કાંઈ ના દેખાય આપણે જ દેખાઈએ બસ આ તે છે ને મેં આટલું કર્યું હું એટલું આમ કરું છું હું આટલું આમ કરું એ હું છે ને રેડોક્શન ચડ્યું છે ને એટલે ભગવાન નથી દેખાતો ન મંદિર સામે છે બધું દેખાય પણ હું કરું હું કરું એ જ અજ્ઞાનતા શકટનો ભાર જેમ શ્વાનતા ને પચાસ માળાની નિમ લીધો હોય ને પંચોતેર જણાનો માણસ કીએ નહીં ત્યાં સુધી શાંતિ ન થાય હોય હેતુ માટે જેના માટે કર્યું હોય એનો વાંધો નથી પણ આ તો ઘણા તો એવા હોય વાલી ચાતુર માસ આખી રોજની પાંચ માળા નીમ હોય એને એકસો દિવસે ગુણે અને બારસો માળા કરે અને પછી કે બારસો માળા નું આપણે બારસો માળા ત્યાં સુ ક્યારેક એટલે કે એમ નહીં આ તો ચાર મહિનામાં કરવાની છે તો ભલા આઠ દસ જ આવી રેવા દે શું નકામો પણ એવડો મોટો હિસાબ માંડે એમાં એ રેડોક્ષરનું આવરણ છે એટલે એ અહમ જે આવરણ છે ને એ તૂટે ત્યારે ભગવાન દેખાય બાકી ભગવાન દેખાય નહી સાધના ને ચડે જ્ઞાની ચડે વિદ્વાન ચડે સેવાકારી ચડે બધા આવરણ ચડે લોકો જા એનું ચડે મારે આટલા માને છે મારો આટલો વિસ્તાર છે એનું ચડે તમારે ન હોય કે મારા દસ છોકરા છે એનું અભિમાન હોય એમ ગણા ને છેલ્લાનું અભિમાન હોય કે મારે એક ડઝન છોકરા છે ઘરની ક્રિકેટ ટીમ છે હાલી હું મેળ્યો મારે કોઈ બીજા હું અમ્પાયર નહીં છોકરા રમે એટલે બધી જાત જાતને અહમ આવે છે ભાઈ અહમ તો મારા જે કીધું એમ અઢારમાં કીધું એમ ઉપાધિમાં ને નિર્લેપ રહે એવો કોઈ થયો નથી થશે નહીં માટે વાદ કોઈ કરતા નહીં નિર્લેપ રહેવું હોય તો તમે કીધું એમ કરજો મતલબ સાધુતાની રીતે ગ્રહસ્થ કે ભગવા વાળા રહેશે ત્યારે આવરણ ટળશે પછી આવું મહત્તત્વ ગમે છે ને બે આવરણ બાકી છે હમ એટલે ચિત્ત આપણું ચિત્ત છે એને મહત્તત્વને એકતા છે આ જે આખું વિરાટ બ્રહ્માંડ છે ને એ મહતત્વમાં બીજરૂપે પડ્યું હોય છે જેમ નાનકડા બીજમાં આખો વડલો હોય છે બ્લૂ હોય છે કોમ્પ્યુટર જેમ હાર્ડ હોય છે બધું જ એમાં ડેટા પડ્યું હોય છે એમ એ મહત્તત્વ બીજરૂપ છે આખા બ્રહ્માંડનો સંસ્કાર એમાં પડ્યો છે જેવું પેલું થાય ને એમાંથી આ બધું નીકળે છે મહત્તત્વમાં એ મહત્વને ચિત્ત તત્વને અને ચિત્તને એકતા છે એમ આપણો જે સઘળો સંસાર છે એ બધો આપણા ચિત્તમાં બીજ રૂપે પડ્યો છે સંસ્કાર રૂપે પડ્યો છે આખી હાર્ડ માં એ જ સંસાર છે હવે વિષયોનો ત્યાગ કર્યો હોય સ્ત્રી દીક નો ત્યાગ કર્યો હોય ગ્રહસ્થ હોય ને પછી વિષય ભોગમાં નિવૃત્ત થઈ ગયા હોય અરે રાગ ટળી ગયો હોય હમ એક સ્ટેપ બોલ્યો જો હાંભળવાનો રાગ ટળી ગયો હોય તોય પણ પાછો પૂર્વે જે વિષયો છે એ ચિત્તમાં જે સ્ફુર કરે છે ભૂસાઈને સાવ કોરી હાર્ડિસ્ક ન થઈ જાય એની જેમ ચિત્તમાંથી બધા સંસ્કાર ડિલીટ ન થાય ત્યાં સુધી ચિત્તનું આવરણ ટળ્યું કેવાય નહી હવે એક જણો સાધુ પાસે આવ્યો કે મને ઉપદેશ તમે આપો દીક્ષા આપો તો કે આપું કાલે સવારે એકલો આવજો અરે કોઈને લાવતો નહીં તો કે ભલે ચાર વાગે વહેલો આવજે ઓ ચાર વાગે વહેલો આવ્યો આવીને બેઠક લ્યો બાપજી નાય ધો બધી ત્યારે થઈને આવી ગયો છું હવે મને દીક્ષા આપો સાધુ કે મેં તને કીધું એ તે ભંગ કર્યો શું મેં કીધું એકલા આવજો તું એકલો નથી આવ્યો અરે બાપજી એકલો છું મારે અરે કોઈ નથી તો આખો મીચો તમે એકલા પણ તમારી અંદર કેટલા અને આંખ્યો મીચી ત્યાં તો છોકરા દેખાના બૈરા દેખાના વિદાય કરતા દેખાના પાડોશી દેખા ખેતર દેખાણા વાડી દેખાણી બધું દેખાણું કે મારા અંદર તો બહુ ભર્યું છે બસ એકલા થાવ પછી દીક્ષાની જરૂર નથી આ બધું વેળું લઈને પર હવે વાતે સાચીન તમે જોવો ને આપણે એ જાય ડેટા પૂજામાં તો બેસીએ છીએ પણ ડેટા કેટલા સુરે છે અંદર હ ભલે આ છોકરા કુતરી વ્યાણી હોય ને કારતક મહિના પછી શિયાળામાં પછી એના ગલુડિયા છોકરા બહુ વાલો હોય રમાડી રમાડી નિશાળે ભણવા જાય પછી સાહેબ બધું ભણાવવા બેસે પ્રાથમિકના છોકરા હોય એટલે સાહેબ પછી ભણાવે પછી છોકરા જેવું સાહેબ થોડુંક ભણાવે ને ત્યાં છોકરા એ ગુરુજી ગુરુજી એક કૂતી કો દોદો કૂતેલા હા એક કૂતરીને બબ્બે બબ્બે ગલુડિયા છે સાહેબ ભણાવવાનું કેવી રીતે મેળ પડે વજમાં ઓલી કૂતરી ડબકા મારે એમ આપણે પૂજા કરવા બેસી છીએ ને ત્યાં એક એક કુતિકો દો કુતીલા આવે બધું જ પૂરે આરો આ બધું નીકળે ને કાંઈ પૂજા પૂજાની ઠેકાણે આ બધું કઈ ડેટા પૂરે રાખે પણ મેળ પડે નહીં જે જોવે છે એ બધું અંદર ઘરે છે બધા રૂપ અંદર ઘરે છે પછી આ બધી અંદર જાય છે એ બધી જ્યારે નીકળે અને શ્રીજી મહારાજે પ્રથમના પચીસમાં કીધું એમ ઓ ઓગણપચાસમાં કીધું એમ કે એને તો જગતમાં વૃત્તિ રાખવી કઠણ પડે જે ભગવાનનો ભક્ત છે એને તો જગતમાં વૃત્તિ રાખવી કઠણ પડે ઉલટાની મદદાર ચિત્ત વૃત્તિ ગોપીઓ નારાજી નીકળ્યા ત્યાં ગોપી જમનાને કાંઠે વૃક્ષ નીચે બેઠી હતી નારાજીએ પ્રણામ કર્યા મા શું સાધના કરો છો સાધનાની જ આવાજીઓને આ કનૈયો વાહે પીડ્યો છે વલણવા કરવા જાવ્યા આવીને પકડે પાણી ભરવા જાવ તો ન્યા આવીને પકડે ગાય દોહવા જાઉં તો ત્યાં આવીને પકડે ઊંઘી જાઉં તો ત્યાં પકડે સપનામાં પકડે આંખ ખોલું તો ત્યાં પકડે હું એને કાઢવાની મહેનત કરું છું નારાજીએ દંડવત કર્યા એ અમે નાખવા પ્રયાસ કરીએ છીએ તો આવતો નથી અને તને કેળે પીડ્યો છે આવી મદાર પિત્તવૃત્તિ થાય ત્યારે ચિત્તનું આવરણ ટળ્યું કહેવાય હવે છેલ્લું પ્રકૃતિનું આવરણ છે પ્રકૃતિ એટલે સ્વભાવ એ તો અનંત ગણો સ્વભાવ છે એક એકની અંદર અનંત છે એક એક સ્વભાવના અનંત અનંત શાખા પ્રશાખાઓ બ્રાન્ચિસ છે એનો કોઈ અંત આવે એવું છે નહીં ભાઈ એટલે બહુ મોટું આવરણ ઓહો હદબારું છે દાદા ખાચર અને જીવા ખાંચર બે ભેળા જ મહારાજની રહેતા દાદા ખાચરની જેમ જ જીવા ખાચર પણ સંતોને જમાડતા ઉત્સવ કરાવતા મહારાજની સેવા કરતા દર્શનનું નિયમ હતું જપનું નિયમ હતું બધા જ પ્રકારનું શ્રીજીનું માનવાનું તૈયારી હતી પણ ઈર્ષાળુ સ્વભાવ દાદા ખાચર પરમાનંદ ભોગવતા હતા અને જીવા ખાચર હાઈ વોય કરતા કેમ ઈર્ષાળુ સ્વભાવ આ સ્વભાવ હા આ હિલોજન બળે છે કેટલો પ્રકાશ છે ને પણ એક ઝાડું ગોદડું ઓઢીને આપણે બેસી જાય તો પ્રકાશ અહેસાસ થાય ભગવાન તો પ્રગટ જ છે સત્સંગમાં દિવ્ય જ છે કોઈ જાતના આઘાગ્યા નથી જે બ્રહ્માંડમાં છે અહીંયા છે ને અહીંયા છે બધું આમાં જ છે બધી છે પણ આપણે સ્વભાવનું ઝાડું ગોદડું ઓઢીને બેઠા છે કોઈલું આવે છે પેલું આવે છે મારું આ તારું આ રાગ વે ચીરછા છળ કપટ પ્રથમ પાડીદેવો ટાંટિયા ખેંચ આ બધા જે ગોદડા ઓઢીને બેઠા છે ને એટલે સત્સંગનું ભગવાનનું કોઈ સુખ આવતું નથી ગોળના ગોડાઉન એમાં કુતરા ગરી ગયા અને ગોળ ખાય હંપીને ખાય તો એની હિતેર પેઢી ઓી ખૂટે કુતરાનો સ્વભાવ એ વાવ વાવ થોડુંક આમ ભરી અને તરત બે ના વાવા વળી પાછા બાજે વળી પાસે વિખટા પડે વળી થોડો ગોળ ખાય વળી પાછું વાવો કરે ગોળ ખાય એ વળી પડી જાય માનમાન ભાગ્યો હોય ને એ વળી પડી જાય કે વળી બચકું મારે થોડુંક ચાટે વળી વામ વામ કરે ખાધો એ ગોળ પડી જાય એમ આપણે છે ને ભજન કરીએ વામો વાવો કરી આવી વારે વારે આની આ તેની આઈ રહી હોય એટલે પછી જે થોડું ભજન કર્યું હોય પછી મોઢામાં જ પડી જાય અને હંપીને ખાય ને તો તમારા ઘરમાં ખૂટે એવું નથી હોતું હે ભાઈ પણ બાજા વગર રહેવાય આખી દુનિયા પડી છે ધરતી જોઈએ પણ સંપ ક્યાંથી કૂતરા જેવા સ્વ બાજા વગર રહેવાય નહી ગમે કરો તો નહીતર કઈ ખાધું ફૂટેવું છે નહીં જેને જોઈ જઈ દેના રામ બધાને આપે છે પણ સ્વભાવ આપણો એવો છે કે એ સ્વભાવનું તો વાત ના થાય એનાથી એટલા દ્રોહ થાય ગુણાતીનંદ સ્વામી કે સત્સંગમાં બીજું કોઈ દુઃખ નથી આ સ્વભાવનું દુઃખ છે અને સ્વભાવથી થતા પાપનું પણ ઓછળ કોઈ થતું નથી પણ એ સ્વભાવ છૂટવા મોટા મોટું છેલ્લું આવરણી છે ત્યાં જ આવીને અટકી જાય પરમાનંદ હતો પેલા મચ્છના ફૈબાને બધી જ વસ્તુ ટળી ગઈ હતી અલૈયા ખાચર ને સમાધિ નું સુખ હતું બીજા ને થપાટ મારીને સમાધિ કરાવી નાખતો એટલે પહોંચી ગયા પણ એક માની સ્વભાવ અલૈયા અને મચ્છિયાના ફેબાનો જીદ્દી સ્વભાવ આટલો જ આવરણમાં ફેંકાય કાંઈ બાકી નહોતું નહીં બોલો આટલે હલભાઈ જે આવું તો સ્વભાવનું આવરણ છે એ સ્વભાવ છૂટે ત્યારે પ્રકૃતિનું આવરણ જાય બાકી તો એ હટવું બહુ કઠોળ છે અને એ સ્વભાવનું આવરણ જાય શબ્દની જેમ આસક્તિ છે ને એમ જુદા જુદા સ્વભાવની આસક્તિ છે શબ્દમાં ખાલી માન અપમાન એટલું જ નથી તમે આ રંગ રાગ વિલાસ એ સાંભળવાની સભા હોય ને જો બીજો પ્રોગ્રામ હોય તો ન આવે કેમ પેલો ગોરાંગ પટેલ એવું પગ આવવાનું દેવાંગ પટેલ શું હે દેવાંગ હા એ આવતા ત્યાં અટકી જાય આ બધા આવરણ છે નાચ ગાન એના સંગીત વાદ્યો ગ્રાન્ય કથા એ આકાશનું શબ્દનું આવરણ છે વાતો ખૂટે જ નહીં આખો રસ્તો ખૂટી જાય પણ વાતો ન ખૂટે આયુષ્ય ખૂટી જાય તો વાતો ન ખૂટે ક્યાં જાય આવરણ છે શબ્દનું ભગવાનને માટે કથા વાર્તામાં સમય નથી ગપાટો મારવામાં તમે જુઓ આ આવરણ છે મોટા મોટું હ એક જણાની પત્ની હતી ને કોઈ ને ફોન કરે ને પોણો કલાક વાત કરે પિસ્તાલીસ મિનિટે ફોન મૂકે એમાં એક દિવસ એને ત્રીસ મિનિટમાં ફોન મૂકી દીધો મિરેકલ એનો પતિ કે પંદર મિનિટ બચી પણ પત્ની ને કીધું કરવી ભાઈ આ રોંગ નંબર માં આપણે આટલા ગપોટા મારીએ છીએ કોઈ અંત આવતો નથી એવા ને એવા બધા આવરણ સ્વભાવના આ બધા આવરણ તૂટે क्या हृदय में अक्षरधाम है एम अक्षरा धीश बैठा है एमंत मुक्त है सर्वस्व सुख तैयार है पीछे कोई बाकी रहत नहीं पिंडन ने ब्रह्मांड एकता ए निरूपण करतु आ सरस्वना में है ये बात है कि ये दर्शन अंदर थाय तरह साकार मूर्तिना रसे रसबस थी जाए पोने के जेने साकारपणे उपासना की एटले एक सार रूप श्रीजी महाराज बात करें सदा दिव्य मूर्तिमान भगवान ने जाने उपासनाधर्मपना पे अनंत ऐश्वर्य ने पा ब्रह्म भावने पम्मो जो आत्मा प्रेम सहित निरंतर परम आदर थकी पुरुषोत्तम भगवान सेवा रहे अने जे भगवान ने निराकार जाने ध्यान उपासना करे तो ये ब्रह्म सुषुप्तिन थे पीछे कोई दिवस पाछो निसरता भगवान थकी कोई ऐश्वर्य ने पमत नहीं आज वर्ता श्रीजी महाराज कहे अगर करें ये अमे प्रत्यक्ष देखी कही બાકી નિર્ગુણ અને સગુર જે કઈ બ્રહ્માંડમાં વ્યાપ્ત દેખાય છે એ બધું તો ભગવાન અલૌકિક ઐશ્વર્ય છે અને વેદમાં કહેલી વાત છે ગીતાના પંદર અધ્યાયમાં કહેલી વાત છે એવો સાકાર મૂર્તિમાન પણ ભગવાન ને ભજે અને શરીર શરીર સંબંધ એટલે સ્વામી સેવકના ભાવે ભગવાનને ભજે તો એના કલ્યાણમાં કોઈ કચાસ સદેહ પણ ન રહે દેહ મૂક્યા પણ પછી ન રહે એવું સરસ અમૃત જેવું વચનામત છે શ્રીહરિ કરે મને તમને આમાં જે જે કહ્યું એ રાગ દ્વેષ વગર આપણે સમજવાની કોશિશ કરીએ અને ભગવાન શ્રીહરિ મને તમને એવી શક્તિ આપે બીજાને દોષ દતા પહેલાં આપણે દોષનો વિચાર કરીએ એવી શક્તિ આપે અને બીજાના દુશ્મનાવટો પૂરી થાય અને આપણે આપણું વિચારીએ અને સારું કરીએ એવી ભગવાન શ્રીહરી આપણી પ્રાર્થના સાંભળે કૃપા દ્રષ્ટિ વરસાવે એવી પ્રાર્થના સાથે વીરમો સહજાનંદ સ્વામી મહારાજ